आज आप गर प्रथम प्रकरण सत्योतेरमु वचनामृतम श्रवण कर आ वचनामृत मीजी महाराज सन्दमुख सतों सभा भराई ने बैठी सतो परस्पर प्रश्न उत्तर करें एम कोई एकाद सते अगवन निश्चय न बल लैने धर्म ने खोटा जेवा मड यू कि जेने भगवान निश्चय नु बल हो पी धर्म पाड़े के न पाड़े कई बाधो नहीं कहवाश्चय बड़ है ये धर्मपालन गौण है धर्म पावट बहु महत्व प्रतिपादन करू ए श्रीजी महाराज तरह बहुत सावधान थे कि भाई सांभो सांभो શું એ સંતને લીધા છે શ્રીજી મહારાજ કહે કે જે ભગવાનના જ્ઞાનનો નિશ્ચયનું ભક્તિનું બળ લઈને ધર્મને ભક્તિના નિશ્ચયના બળનો ઓથ લઈને ધર્મને ખોટા કરવા માંડે એને તો અસુર જાણવું એ સાધુનું શું થયું भगवान निश्चय महिमा ओथ लई धर्म ने खोटा करे एने असुर जाणोट आज थी जे कोई पंच वर्तमान पंचवर्तमानूपी धर्म ने मूकीने भगवान ज्ञाननों के निश्चय भक्ति बल ले गुरुद्रोही वचनद्रोही है अच्छी ये धर्मभंगनी कोई बात करे एने विमुख जाणवो यने कहव कि ते तो असुर पक्ष लीधोटरी बात नहीं मानी पंचवर्तमान बधा सहज पाड़ना અને સામાન્ય રીતે સાર્વત્રિક વાત કરીએ તો એ કે સત્ય અહિંસા બ્રહ્મચર્ય ચોરી ન કરવી અનિતિ ન કરવી ખોટું ન કરવું એ જે બધા સદાચારના ધર્મ છે એ સૌએ પાળવાના હોય છે પણ જે કોઈ એવી ઓછ લે ભગવાનના જ્ઞાનની નિશ્ચયની મહમાની ભક્તિની અને એ પાળવાનું મૂકી દે અથવા એમાં શિથિલતા કરે ये पड़वा कहीं बहुत जरूर नहीं ये प्रतिपादन करे तो ये जा, जा, विमोख जा, गुरु द्रोही द्रोही ने वचन असूरमी गुरुद्रोही समझवा थोड़क समझवाजे चार प्रकारना लोको समाज सज हमेशा हो एक मुक्त पुरुषो पुरुषों मुमुक्ष पुरुषो तरण पामर लोको चार विषयी लोग पेह मुक्त पुरुषो पुरुषों मुक्त है मुक्त एट संसार ना मोह मया विषय विकारों अहंता ममता देहभाव देहासक्ति कोई जगह संसार में यह क्या बंधन नहीं संसार में छे संसार ये कोई पदार्थ एने क्या रोकी सकत नहीं निर्बंध है એવા મુક્ત પુરુષો પણ સંસારમાં હોય છે ગ્રહસ્થમાં પણ હોય ને સાધુઓમાં પણ હોય તો સંસારમાં મુક્ત પુરુષો પણ હોય છે જોગી સ્વામી જેવા સત્પુરુષ મુક્ત પુરુષ છે એ તો આપણી જેવા અનેક જે माया मां बंधन थी चकड़ायेला जीवों ने छोड़ा चे, विचरे चे। चे। चे। संसार विचरे तो मुक्त पुरुषों की एक कोटि प्रकार बीजा संसार में एवं जे मुमुक्षमुखु मुकालू मुक्तुच्छू मुमुक्ष સંસારના જે મોહમાયાના બંધનો છે એ સંસારની વાસના છે એ બધાથી એને છૂટવું છે જન્મભરણ ગર્ભવાસ લક્ષ બધાથી છૂટી એને ભગવાનની પાસે પહોંચવું છે એટલા માટે સત્સંગ કરે છે સાધના કરે છે ભજન ભક્તિ બધું કરે છે એનું લક્ષ્ય કેવળ संसारूटवा बंधनों छूटवाया छूटी मायापति माया परमेश्वर ने पीव्र इच्छा है ये मुमु हमें बद्या पामर ने विषय मुक्त ने मुमुक्ष जल्दी समझाई जाए छे। पाममर विषयी ये जल्दी समझाई यहाँ पामर आपने लगभग एवं मानिए कि अभल लोग ओछी है आवड़क ओछी है जे निर्बल लोगमर है सामर्थ्य हीन है साधन संपत्ति हिंजे पार कही पामर ये चे के जेने सार असार नो विवेक नहीं बहुत ध्यान धर्म शू अध्य शू આત્મા શું પરમાત્મા શું પરલોક શું મોક્ષ શું એને કઈ ગમ પડતી નથી એ પામર છે એ અભણ પણ હોય ને ભણેલા પણ હોય જોઈને સમજવાનું એ છે એ અભણ પણ હોય ને ખૂબ ભણેલા હોય પણ જેને આ पप पुण्य धर्म अधर्म आत्मा परमात्मा भजन भक्ति एम गम पड़े नही ये पामर आजे तो अभ करता भेला पामर बढ़ू है अभण होने ते कह जाओ केसाहहार करो ये पाप है મોટા ભાગના લોકો પણ તરત કહે છે કે હા બાપાઈ માંસાહાર કરવો એ પાપ છે પરંપરા છે એ વાત અલગ છે પણ માંસાહાર એ પાપ છે હવે ભણેલા ને જાઓ તમે કે ભાઈ માંસાહાર છે એ પાપ છે એમાં શું પાપ છે એ તો ખોરાક છે એટલે ભાઈ એમાં હિંસા થાય છે હિંસા તો હિંસા તો અમારા કરતા શાકાહારી લોકો વધારે કરે છે અમે તો એકાદ મરઘી મારીને પેટ ભરી લઈએ અને શાકાહારી લોકો તો કેટલા શાકભાજી વનસ્પતિ એનો ભૂકો કાઢી નાખે એક થાળીમાં કેટલી કોથમરી વાઢી નાખે કેટલી તાંજળિયાની ભાજી વાઢી નાખે કેટલા વૃક્ષોને છેડી વેડી નાખે કેટલા ઘઉ ચોખાના છોડ કાપે કેટલાય બાજરાના માથા કાપી નાખે આ હિંસા તો વધારે શાકાહારી લોકો કરે છે અને અમે તો આખા દિવસમાં એકાદ મરઘી ખાઈ લઈએ તો વધારે હિંસા તો શાકાહારી લોકો કરે છે એમાં કઈ ખોટું છે કો અમે ખોટા તમે ખોટા ભણાવો ભણેલા ને અને વળી પાછા કે આ શાક માંસહાર જે તમે એમ કહો છો કે આ છે એટલે કે પશુઓના શરીર માંસ મળે છે એટલે ના ખવાય તો પશુઓના શરીર મળતું હોય તો ના ખવાય તો દૂધ છે એ પણ પશુઓના શરીર જ મળે છે તો એ તમ શું કામ પીવો છો એકથી બહાર જાડવેથી ઉતરે છે દૂધ ગાય ભેંસના શરીર જ આવે છે લોય છે એ લાલ રક્ત કણથી મિશ્રિત છે દૂધ છે એ શ્વેત કણોથી બનેલું છે બાકી બંને એક જ છે આ સાવિકતા કે હિંસા કુદરતી જ જે ભગવાને આહાર નિયત કર્યો છે क्या आहार प्राप्त में पीड़ा कोई प्राणी मरवा तैयारोह तो पीड़ा अनुभव एक वात्सल्यता प्रतीक है एक क्रूरता प्रतीक है वसना प्रतीक महार ईंडा नु स्थान अपवित्र क्या दूध है ये तो एक वात्सल्य प्रतीक है सात्विकता प्रतीकत्विकता न समझाए हिंसा न समझाए मंसाह न समझाए पा हिंसा हिंसा समझाती नहीं सात्विकता समझाती नहीं जेने सात्विकता न समझाए यमर ते कहो भाई व्यभिचार करो ये पाप है एडल्टरी करप है એમાં શું પાપ છે એ તો સહજ છે સ્ત્રી પુરુષો નું આ સૃષ્ટિ બનાવી જ છે ભગવાને એ રીતે એમાં શું પાપ શું છે હા બળજબરી હોય એ સમજીએ કે એ સારી વાત નથી પણ કઈ બીજું એમાં ખોટું શું છે એ તો સહજ છે બધી વસ્તુ બ્રહ્મચર્ય એને કોઈ રીતે ગળે ઉતરે નહીં શું જરૂર છે કુદરતી છતી નથી કે બ્રહ્મચર્ય પાડોદરતી મલમૂત્ર ના વિસર્જનમાં એ જે તર્કો આપે છે જાજુ તો આપણે નથી કેવું પણ એ લોકો એકાદ અનુકૂળ છે એટલું જ કહીએ કે મલમૂત્રના વિસર્જનમાં આપણે કઈ ખોટું નથી ગણતા તો શુક્ર ના વિસર્જનમાં ખોટું શું છે તમે બધા ધર્મના જગતની અંદર આ બ્રહ્મચર્ય ઉપર ઠક ઠક કરી રાખો છો અને ફાયદો શું છે કેટલા ફાયદો થયો શું ફાયદો થયો આજે મોટો વર્ગ એવો છે કે એ વસ્તુ સમજાતી નથી વિદેશમાં તમે વાત કરો ત્યાંની જે પ્રજા જે જન્મી છે એને તમે આ વાત કરો તેને બહુ આશ્ચર્ય થાય જોઈ જ રીએ લંડન ના ફૂટપાથ ઉપર કાળિયો મળ્યો વર્ષ નો હતો એટલો બધો દુખી થઈ ગયો કે તમે તો ભોગવવાનું બધું છોડી દીધું તમે બહુ મિસ કરો છો હાય હા બઉ ખોટું કરો છો સમજાય જ નહીં એમ કોઈ સંજોગે સમજાય જ નહીં ભલે ગમે તેવા ભણેલા ગણેલા હોય તો પણ એ પામર છે આ બેનો રજસ્વલા થાય એ રજસ્વલા નો પાળવા એ શાસ્ત્રની દ્રઢ આજ્ઞા છે શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે કહ્યું છે ભણેલા ને કયો રજસ્વલા ધર્મ પાળવા છે કે કોઈને ત્રણ દિવસ અડવું નહીં ખોટું છે આ બધું બહેનોને તિરસ્કાર છે અપમાન છે આ બધું કુદરતી રીતે જે એક માતૃત્વ ધારણ કરવા માટે જે એક પ્રક્રિયા કુદરતે નિર્મિત કરી છે તો એ માતૃ સ્વરૂપા જગદંબા સ્વરૂપા એ સ્ત્રીને ધર્મ સત્સંગમાં ઘણા એવા ઊંધા ખોપડા થઈ ગયા છો ભણી જાય ને બે ચોપડી ભણી જાય એટલે પછી એને એમ થઈ જાય કે આ બધું તો શું છે કે બેનોને ત્રણ દિવસ આરામ મળે ને એટલા માટે આનીઓ એવા હેતુ થી ત્રણ દિવસ નથી રાખ્યા આરામ તો બેનો કરે છે ઓયલો બિચારો વડો લેતો હોય આરામ માટે કઈ આવી વ્યવસ્થા કરવાની જરૂર નથી માતૃત્વ ધારણ કરવા માટે તૈયારી કરે છે એટલે ઉલટાની સ્ત્રી વધારે પવિત્ર ગણાય અપવિત્ર ન ગણાય એ ઓડિયન્સ ને ફોસલાવાની વાત છે શાસ્ત્રીય વાત નથી શાસ્ત્ર નો અપરાધ છે લોકોને સારી લાગે ઓહો બહુ સરસ વાત કરી માતૃત્વ ધારણ કરવા માટે ત્રણ દિવસ માટે તૈયાર થાય છે તો ઉલટાની સ્ત્રી તે ત્રણ દિવસો તો વધારે પવિત્ર ગણાય લોકોને તેવું જ જોઈને છે ને બધા ભાવતું વૈદ્ય બતાવ્યું પણ શાસ્ત્ર ક્યાંય નથી એવું અપવિત્ર છે બે ટકા સો ટકા ને એક લાખ એક કરોડ ટકા અપવિત્ર સીધી સાધુ તમને કહું કોઈ મળી ભરેલા કપડા થી કે શરીર વાળો હોય એ દેવ સેવા કરે દેવ પૂજા કરે મૂર્તિને અડે મળમૂત્ર ભર્યો છે જાજરૂ ને ભર્યો છે અને દેવસેવા કરે તો તમને ઠીક લાગે તમને એવો મળમૂત્ર ભરેલો હોય એ એ તમને રસોઈ બનાવે અને તમને પીરસે ડાઇનિંગ ટેબલ ઉપર તમને ગમે અને યોગ્ય છે યોગ્ય છે કેમ એ મળી ભરેલો છે અરે તમે એ મળત્ર વાળો આવે તો એ પછી બેન હોય ભાઈ હોય બ્રાહ્મણ હોય ગમે તે હોય તમે એને શું કે ભાઈ પેલા તમે જરા હા શુદ્ધ થઈ આવો તમે હટતા નથી ને એને તો એ ટાણે અસ્પૃશ્ય કહો છો તો કેમ તમે ત્યાં પાપ નથી ગણતા કે અંધશ્રદ્ધા નથી માનતા ત્યાં તો બહુ ભણેલાઈને પૂછડી દેખાવજો ત્યારે કેમ નથી કેતા કે અસ્પૃશ્ય ન કહેવાય એને તો એને બથમાં મળવું જોઈએ ને હે તમે જ પીરશો અમે તો જ વધારે પવિત્ર થશો તમારે બહુ સુગંધ આવે છે સરસ ઓ પરફ્યુમ છાટવ મળ છે અપવિત્ર છે અને એ જેના શરી લાગેલા હોય એ માણસ સ્ત્રી હોય કે પુરુષ હોય કે જે હોય તે અપવિત્ર ગણાય એવી જ રીતે શરીરમાં જે ફેરફારો થાય છે અને સ્ત્રીને ત્રણ દિવસ જે રજસ્વલા ધર્મો લાગુ પડે છે ત્યારે એના શરીરનો જે બ્લડ છે ગ્રંથિયો છે બીજા અવયવ છે એમાંથી કચરો બહાર નીકળે છે અને કચરો છે એ આખા શરીરનો મળ છે અતિ પેલા મળતા પણ મળે એટલે એવા ખરડાયેલા એમને દેવસેવા ન કરાય મૂર્તિ સ્પર્શ ન કરાય કોઈને ના અડાય ભોજન ન કરાય ખાદ્ય વસ્તુને ન અડાય મળ છે હવે મળથી ભરાયેલા પછી કોઈ પણ હોય એને તમે પવિત્ર કેમ કહી શકો पवित्रता है ये कोई लेबोरेटरी चेक नहीं थती स्वच्छता तरह समझाई जाए जेने स्वच्छता समझाए पवित्रता न समझाए पामर हम क्या तब चेकअप करवा जाओ पवित्रता शू हाँ अंतर उतरो निर्मल जीवन जीवो तरह बधुज देखाय फेरफार एना असरो पड़ती हो એટલે અગવડતા હોય એટલે પછી ત્રણ દિવસ તમે બધા જેવું કાંઈ એવી રીતે પહેરીને બધી રસોઈ બનાવો એ સાચું નથી એ બધા જે કરેલી ભૂલો છે એ જ્યારે એનું ભોગવવાનું આવે ને ત્યારે જ આ બધા ધર્મો લોપ્યા છે એની અસર દેખાય કે આ ન પાડ્યાની બધી અસરો છે એટલે પવિત્રતા ન સમજાય સ્વચ્છતા ભલે સમજાય નીટ એન્ડ ક્લીન વસ્તુ સમજાય છે આઈસીયુ દર્દી ને રાખ્યો હોય છે ફલાણું આવી જાય કેટલું ઝીણું ઝીણું ક્યાંય બધા પેલા પેલા ડોક્ટરો કેવું બધું લિબાસ પેરી ફેરીને આવે કઈ ઓળખાય નહીં કોણ છે કારણ એ સ્વચ્છતાને પરિચય છે પણ પવિત્રતાનો પરિચય નથી પવિત્રતા વસ્તુ એ બહુ સૂક્ષ્મ છે અને પવિત્રતા જેને ન સમજાય એ પામર છે આત્માને પરમાત્મા ન સમજાય એ ભલે ને બહુ જ ભણેલા હોય મને એક બહુ ભણેલો ભાઈ મળી ગયો મને કે સ્વામીજી આ ધર્મ છે ને એ મને એટલા માટે નથી ફાવતો આ એટલે આખું ધર્મ જગત કે એમાં કોન્ટ્રાડિક્ટરી બહુ છે વિરોધાભાસ બહુ છે શું વિરોધાભાસ છે તમારે જેવા વિદ્વાન ભણેલા ગણેલા તો વિરોધાભાસ કે છે આત્મા છે જીવ છે એ અજન્મા છે અને બીજી બાજુ એમ કે છે કે એ જીવ છે આત્મા છે અનેક જન્મો ધારણ કરે છે એ એક બાજુ અજન્માં કે છે બીજી બાજુ એમ કે છે કે એ જીવ છે અનેક જન્મો ધારણ કરે છે તો આ વિરોધાભાસ નહીં અકલ નો ઓથમીરને શું કેવું એક બાજુ અજન્મ કયો છો બીજી બાજુ કે અનેક જન્મો ધારણ કરે છે તો આ વિરોધાભાસ છે એટલે તમે જે બોલો છો એમાં જ એનો જવાબ છે કે એ આત્મા અજન્મા છે એ પાછો અનેક જન્મો ધારણ કરે અનેક એકનું એક તત્વ અનેક જન્મ ક્યારે ધારણ કરે એ પોતે અવિનાશી હોય ત્યારે દેહ બદલાય છે વાસાંસી યથા વિહાય જેમ તમે દિવસમાં પાંચ વાર ત્રણ વાર ચાર વાર આઠ વાર કપડાં બદલી નાખો છો પણ આપણે કઈ અંદર થોડા બદલાયે છે એમ શરીરો છે સ્ત્રીના પુરુષના જેના તેના ગાયભેજ પશુઓના એ તો બધા વસ્ત્ર છે પણ આત્મતત્વ છે એ તો અવિનાશી છે એ કંઈ જન્મતું નથી મરતું નથી એટલે તો બધા જુદા જુદા દેહ ધારણ કરીને ફર્યા કરે છે પણ એ પેલા ભાઈને હજી સમજાતું નથી એવા ઘણા છે ને એક બનેલા વિદ્વાનનો ઉલ્લેખ વાંચતો હતો તેમણે કીધું આત્મા છે કરીએ છે બેટરી ના સેલ જેવું છે સેલ વપરાય જાય પછી એનું કઈ આપણે અગ્નિસંસ્કાર કરતા નથી ડ્રાય બેટરી આવે ટોર્ચમાં સેલ નાખીએ એ સેલ ખલાસ થઈ જાય તો પછી બસ એ સેલ આપણે મરી ગયો કહી શકીએ એ માણસમાં જન્મે ત્યારે અમુક ઉર્જા થઈ જાય છે અને પછી એમાં આપણે ઉર્જા નાખીએ રાખીએ છીએ પછી જ્યાં સુધી ઉર્જા હોય ત્યાં સુધી ને પછી જેમ બેટરીનો સેલ ખલાસ થઈ ગયો પછી એ સેલને આપણે ફેંકી દઈએ છીએ પણ કઈ એની કાંઈ પછી આપણે કોઈ ઉત્તર ક્રિયા નથી કરતા ને એનું કાંઈ વિધિ વિધાન નથી કરતા કાંઈ નથી કરતા એટલે આ બધું ખોટું છે ભણેલા લોકો એક જણો એમ કે આ જુઓ તમે જુઓ કે બતક અને ધૈના અંશ ભેળા કરીને એક નવું એક પ્રાણી પેદા કર્યું વૈજ્ઞાનિકોએ આ ખતરા કરી રાખે જ છે ને તો એ કે આમાં તમે કોનો આત્મા આવ્યો ઢેલ નો આવ્યો કે બતકનો આવ્યો પણ ભાઈ આત્મા ઢેલ નો નથી આત્મા કઈ બતક નથી ખોખું કરી દીધું તો ભગવાન એવો છે કે મિરેકલ સર્જે છે કે એમાં જીવ મૂકે ગોળા ને ભેળા કરીને ખચર જેવું કરી નાખે એમાંય જીવ મૂકે આત્મા છે એ તો અવિનાશી અજર અન્માં અજન્મા તત્વ છે પણ એ તમે કસનળીમાં ગમે એટલું જોઈ રાખો પણ સ્લાઈડમાં જોઈ રાખો પણ કઈ લેબોરેટરીમાં આત્મતત્વ પકડાય નહીં અરે વિદ્વાન સં્યાસીઓ હજી એમ હજી એમ કીધે રાખે છે કે રાસાયણ પ્રક્રિયા છે બાકી કઈ આત્મતત્વ જેવું કઈ છે નહીં એ ભલે ગમે તેવા હોય પણ એ શાસ્ત્રની દ્રષ્ટિએ પામર છે બુદ્ધિની પામરતા છે ને કે સમજી નથી શકતા હકીકતે જો એ ક્ષણ માટે આપણે જો નિરાળા રહી શકતા હોઈએ અને એક જ મિનિટ એક સેકન્ડ માટે જો આમ બેસીને કોઈ માણસ થાય જુઓ ને એક જ સેકન્ડ તો તરત થઈ જાય આત્મા છે આખી થિયરી છે પણ બહુ ઝીણી છે એક જ સેકન્ડ માટે આ માણસ પસાર થઈ જાય અને તમે જો તટસ્થ હો અને જુઓ તો તરત થઈ જાય આત્મા છે એ આ કશું શક્ય જ નથી પણ એ બુદ્ધિની પામરતા હોય એ સમજી શકે ભગવાન ભગવાન શું કરો છો કોને જોયો ક્યાય કોઈને દેખાણો આ ભૂત અને ભગવાન કોઈ ભાયડ્યા નથી પણ લોકો ખાલી માને છે એટલે ભાઈ ભાડ્યા છે ભૂતે ભાડ્યા છે ઘણા એક જણો એના ઘરના ફળિયામાં રાતે અગિયાર સાડા લાકડી લઈને ઉભો અમ અમમ પાડોશી રૂમ રૂમ રૂમ અવાજ આવે એટલે આ ચક્કરું છે ખાટલામાં ઉભો ઉભો ફળિયામાં રાકડી લાકડી મોટી ડાંગ પે હુમ પેલો તું આ શું કરે છે તો કે ભૂત બગાડું છું એટલે ભૂતે તારું શું બગાડ્યું છે તો કે પાટલું ને બગાડ્યું હવે ભાળી ગયો બોલો જો આપણે છે ને આપણે જયારે ભેળા થાય ત્યારે આપણે શું એટલે ભૂત ભાડ્યું ભૂત ભેળા થાય ને ત્યારે એ લોકો એમ કોમેન્ટ કરે છે ભેડા છે અને ભગવાન એ ભાડા છે પણ કે એવી રીતે કઈ દાદાગીરી કરેલા આવે સામીને ઉભા રે એલા ભાઈ તું મને વખોડતો ને જો હું માર્યો એવો ભગવાન સસ્તો નથી ને મૂર્ખાય નથી એતો મીરાબાઈ સુરદાસ તુલસીદાસ બ્રહ્માન સાહેબ ગોપાલ સાહેબ મુક્તાનંદ સાહેબ એની લેબોરેટરીમાં પ્રવેશ કરે ત્યારે ભગવાન હમણાં સામે આવી છે ભગવાન સર્વ અર્તા નિયંત્ર એ છે સકળ એમ. કરતા કરતા ભગવાન ને ભગવાન કોને કર્યો એની મેળે ચડી બેઠા એને કોને ભગવાન બનાવ્યા એટલે આવા લોકો ને પછી છે ને કોઈ ને તો પછી એનાથી જરા માઇલ્ડ ને એને પછી આ જૈન ધર્મ વધારે અનુકૂળ પડી જાય ક્યાંક આપણે બધા જ ભગવાન છે જ્ઞાન માર્ગે હમ બ્રહ્મા આપણે જ પરમાત્મા છે પણ થોડી આપણે વિસ્મૃતિ થઈ ગઈ છે અને જૈન એમ કે થોડા કર્મ ના કરવાની જરૂર છે એટલે બધા જ પછી પરમાત્મા બની જાય છે અને ભગવાન છે બધા બધા ભગવાન જ છે આત્મતત્વ પરમાત્મતત્વ જેને સમજાય નહીં એ પામર છે આ તો થોડી સામાજિક સમજવા જેવી વાત છે એટલે એક આ પણ બહુ મજાની છે એટલે કહી હવે જે ચોથો જે એક છે ને એ છે વિષય વિષય એ છે ખાવું પીવું હરવું ફોરવું મોજ મજા સ્ત્રીઓના ભોગ વિલાસ આ બધી જ પ્રવૃત્તિઓમાં જેને રુચિ વૃત્તિ ને પ્રવૃત્તિ એ છે વિષય વિષયો સિવાય જેને કોઈ વાત નથી રસ નથી પ્રવૃત્તિ નથી એ વિષય છે સંસારના પાંચ વિષયો છે એ પંચે વિષયોનો જે રસપૂર્વક પ્રવૃત્તિમાં પડ્યો છે એ વિષય છે પણ આ પામર છે ને એના કરતા વિષય જુદો છે પામર વિષય તો ભોગવતો જ હોય છે ને પણ આ વિષય એનાથી જુદો છે વિષય બધું જાણે છે पाप शू पुण्य शू धर्म शूर्म शू आत्मा शू पर शुभ शास्त्र शुक्र परलोक शू आलोक शू गर्भ लक्षराशि शु विषय बधु जा व्यभिचार शु पाप है ये जाने छता व्यभिचार करे ए विषय जाने जतायो मार्ग जाए લક્ષચોરા ગર્ભવાસા દંડ બધું છે આ પાપ કરું છું એ જાણે છે પણ છતાંય પણ વિષયની લોલો લીધે એ જ પાપ કરે પાછું વાર્તા સત્સંગ દેવ પૂજા બધું જ કરતા હોય ભગવાન માં માને દુકાન ખોલે તમારે ઠાકોરજીની કેટલી આરતી પૂજા કરીને પછી થડા ઉપર બેસી ને બેઠા પછી ભજનો વટકા મૂકે નથી માનતા ભગવાન માને છે પણ વિષયો માટે એ ગાંડો તૂર છે આ વિષય છે અને એ સંસારમાં પણ હોય ને સત્સંગમાં પણ હોય એ સાધુમાં પણ હોય ને ગ્રહસ્થમાં પણ હોય જાણે આ ખોટું છે છતાં પણ એ જ માર્ગે જાય એને શું કહેવાય વિષય આ વિષયનો એક પ્રકાર છે પણ એક બીજો પ્રકાર છે એ ખતરનાક છે એ બહુ નજરમાં રાખવા જેવો છે એ એવો વિષય છે કે એ દુરાચાર કરે કુકર્મ કરે અધર્મ કરે પાપાચાર કરે પણ એના કુકર્મ અને દુરાચારને કોઈ પાપાચાર ન કે અધર્મ ન કે એટલા માટે એ ભગવાનનો જ્ઞાનનો ભક્તિનો કાંઈક ઓથ લે છે અને પોતાની જાતને એ કામ સારી રીતે પેશ કરવાનું જે તૈયાર ચોખ્ઠું કરે છે એ વિષય ખતરનાક છે અને એ સત્સંગમાં જ હોય અને આ વચનામ્રત એના ઉપર પ્રકાશ પાડે છે એવા વિષય ઉપર એટલા માટે આપણે ચારને પાયામાં સમજાય કે જે વિષય ભોગવવા છે છતાંય એને ભગવાનનો ઓથ લેવો છે જ્ઞાનનો ઓથ લેવો છે અને એના પાપને કોઈ પાપ ન કહે એવું એને દેખાડવું છે એવો એક ખતરનાક વિષય છે એ આ વચનામૃત આપણને પૂરેપૂરો અતિથી સમજાવે છે જ્ઞાન માર્ગી હોય આત્મજ્ઞાનની માર્ગ હોય તો એ આત્મજ્ઞાનની ઓથ લે ભક્તિ પ્રધાન સંપ્રદાય હોય તો ભગવાનનો મહિમા સમર્પણ પ્રેમ ભજન સેવા મહિમા નિશ્ચય જ્ઞાન એનો ઓથ લે અને પાપ દુરાચાર કરે ભગવાનનો મહિમા શરણ આશરો નિશ્ચય એ બહુ ઉત્તમ તત્વો છે કલ્યાણકારી છે પણ એ જે રીતે દુરુપયોગ કરે છે એ ખોટું છે અને એ અધર્મ છે તમે એમ નહીં માનતા કે આ બહુ વર્ષો પહેલાંની વાતો છે અત્યારે જે કહીશું એ અત્યારે પણ હોય સત્સંગમાં પણ આ બધું હજી હોય સમાજમાં હોય અને દરેક સંપ્રદાયમાં આવા લંપટ વિષય જેવો હોય છે દરેક સંપ્રદાયમાં એ ભોળા લોકોને ફોસલાવવા માટે એનો આ આખો બહુ મોટો એક આખો વ્યૂહ હોય છે દરેક સંપ્રદાયની પોતપોતાની આખી શૈલી જુદી હોઈએ પણ એનો ઉપયોગ કરતા હોય વર્ષો પહેલા પચીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહેલાની વાત છે અમે એક ગામડે ગયેલા હરિયાળા વાળા છે ને એ ત્યારે એમની હારે હું ગયેલો અને સાધુ થયું બે વર્ષ થયા હતા એ ચાર વાગે અમે એક વાડીએ નાહવા ગયા સંતો જાય ને નાહવા નાહવા ગયા મોટા સંતોજો એ થોડા આગળ પડતા એટલે પછી એની યાર કોઈ બીજા ઓછી વાત કરે આપણે ત્યારે નાના એટલે આપણે બધા વાત કરે ધોતીયા મૂકીએ લોટા મૂકીએ આ બધું મૂકીને બધી તૈયારી કરતા હોય નાવા જવા બાર બહુ રૂપિયા બહુ રૂપી જવાની પછી નાવાની તૈયારી કરતા હોય ત્યારે ગાજે પટેલવાડીનો હતો ને ખેડૂત એ મને કેય છોકરા તમે શું અહીં નાવા આવ્યા છો મેં કીધા નાવા જ છે તમે કાચા છો કેમ આત્મા તો સદા નિર્મલ ને પવિત્ર થાય મેં આ પેહલી વાર સાંભળ્યું કે મારો આપણને સાધુ ટાઢોડે મારી નાખ્યા નવડાવી નવડાવી આ મારો વાત એમ કરે છે કે આપણે નાઈએ ત્યારે જ પવિત્ર થાય છે આત્મા સા આત્મા નિલ છે એને નાઈએ ત્યારે આપણે પવિત્ર થાય તો એ તો તમે બહુ અજ્ઞાની છો એટલે ત્યારે છું આપણને સૂજ આ બધું આવું હા રહ્યા આમને બેઠા પણ હવે ભગવાન ને કરવું ને થોડી વાર થઈ ને ત્યાં એ ડબલુ લઈ ડબલુ લોટો લઈ અને જાજરૂ થયો પટેલ પણ આત્મા તો નિર્મળ હોય એને આ જાજરૂ જવાનું હોય એને વળી આત્મા પવિત્ર નિર્મળ નિર્મળ એટલે મળ રહી તો એને મળ પ્રવૃત્તિના જાજરૂ જાવ આત્માને શું વળી જાજરુ જવાનું આ બધું મને કહે એવું ઘોડા જેવું દાંત કાઢ્યું અમે ના એને તૈયાર થઈ નીકળી ગયા ત્યાં સુધી આવ્યો નહીં બોલો ગયો ત્યાં ખબર નહીં પડી અને એમ થઈ ગયું મોટા સાધુ કે છે મને જાલ છે આચાર વિચાર પાળવા નથી એટલે આત્મ જ્ઞાન નો ઓ થ આમ જાળવી શકે એટલો કંટ્રોલ નથી હોતો હાથમાં અને આત્માની વાતો કરવી છે પણ ઓથલી બીજી વાત કરું આ બધી કોઈ ઓલી નથી એમ ટાઢાપોર નથી એટલે અમે બે માં એ લંડન થી પાછા આવતા હતા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હું બેઠો હતો મારી બાજુમાં વડોદરાના બહુ ગણેલા ડિગ્રી અભ્યાસી બહુ એટલે આપણને તો રસ પડ્યો આપડે કઈ ગીતાના આ શાસ્ત્ર વાત થતી હોય તો બેઠા બેઠા નવ કલાક ખેંચવા બઉ સરસ એટલે ધીમે ધીમે ગીતાની બધી વાતો અભ્યાસો પ્રવચનો સન્યાસી ના બધાને બઉ સામેળા છે મને મજા આવી વાતમાં તો આપણે રસ પડ્યો આપણે આપણે વચના જે કઈ આવતું હોય એ આપણે કહીએ તો આત્મા જ પરમ ધ્યેય છે એ જ નિધિ ધ્યાસ કરવા યોગ્ય છે આ બધી ઘણી બધી વાતો થઈ એમાં પેલું જમવાનું આઈવુડ ફૂડ એટલે એમણે તો ડિશ લીધી અમારે તો લેવાનું ન મને કેમ તમે સામેજી નહીં જમો कोई अमे बसमा वाहनों मा क्या बैठा पे अमेर साधु संतो को वगर हमें कोई भोजन के पानी अमर पान तो अत्यारे छू ज्ञा सर्व कर्मा भस्म सात करू अर्जन आत्मज्ञान है ये बधा कर्मो बास्म करें નહીં જ્ઞાને સદૃશમ પવિત્ર મિહસ્તી આત્મજ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી અને તમે ન ખાવું આ ન પીવું એ શું આત્મ સ્વરૂપ માનીને બધી ક્રિયા કરી હું બધું ખાઉં પીવું હરું ફરું મારી સ્ત્રીઓ સાથેના વ્યવહારો પણ બધે જ આત્મ સ્વરૂપ પચાસ પંચાવન વર્ષની ઉંમર નાતા ભાઈ પચાસ પંચાવન વર્ષ સંસાર વ્યવહારમાં બધો આપણે બધા મોજથી પણ આપણે આત્મા છે એમ જ માનીને જ બધી ક્રિયા કરવાની એટલે કોઈ આપણને સ્પર્શે જ નહીં આ બધા કર્મ હવે આમાં આપણે તો ચૂપ જ રહેવાનો ને એવી રીતે આત્મા સ્વરૂપ ની વાત કરતો જાય અને પેલાની પાસે આ લાવો જરા બટર લાવો પેલું શુગર લાવો જરા નમક સોલ્ટ લાવો પેલી ચમચ લાવો આઈસ ના ટુકડા લાવો પેલો જીવ લાવો બધું માગી માગી નિરાત આમ ટેસ્ટ થી જમતો જાય મારી વાત કરતો જાય જ્ઞાન સર્વકર્માની ભસ્મ સાધ કરે છે અર્જુન તમે તો વાતો કરી પણ તમે જરા ધર્મ જળ સંપ્રદાયના હશો આપડે તો પછી ચૂપ રહ્યા પછી બહુ નકામું શું ઊંઘ ખેંચી લીધી હોત તો સારું પણ સૌ નો ભગવાન છે ને ઓલામાં જેમ થયું એમ આમે કઈક તો થાય એમાં ઓલી પછી તમને ખબર ગયા હશે ખબર છે ઓલી ટ્રોલી લઈને વેચવા નીકળે વચ્ચે બધી કિંમતી કિમતી વસ્તુ જેને જે લેવું હોય ક્યારેક કોઈ ફ્લાઇટમાં આવે ટ્રોલી લઈને આવે નહીં એરવે સ્ટેશન બધી લઈને વેચવા નીકળે એટલે આપણે કાંઈ જોઈને પછી અમારે વાત જ કરતા હતા એટલે મેં કીધું અમારે લ્યો ને કાંઈ ખરીદ્યું આમાંથી લઈ લ્યો વસ્તુ સારી બધી ગમતી અને કહે ના આમાંથી ના લેવાય સમજી આમાંથી કશું ના લેવાય મેં કીધું કાંઈ શું હતું આમાં લેવાનું શું આમાંથી બે ત્રણ ગણા ભાવ હોય બહુ મોંઘો હોય આ ના લેવાય આપણે ના પોસાય મેં કીધું પણ ના શું પોસાય લે ના જ પોસાય ને ત્રણ ગણો ભાવ પોસાય કરોડપતિ કરોડપતિ ખાલી માનવું ને કરોડપતિ હોવું એમાં જેટલો ભેદ છે ને કરોડપતિ બેઠો હોય તો લઈ લે દર્દી નાખી દે એને પોસાવવાનું જ છે એટલે આત્મજ્ઞાન સ્થિતિ ન હોય અને ખાલી વાત્યાર્થ હોય અને માનવાની જ વાત હોય સ્થિતિ ન થઈ હોય અને તમે બધા આ સંસારના ભોગ વિલાસ આમ ભોગવો તો એ જમદંડ આવે ગર્ભવાસ આવે બિલ લાકડા જેવું આવે ભોગવા વગર કોઈ ટાણે છૂટકો થાય નહીં માનવાથી શું થાય સ્થિતિ હોવી જોઈએ કઈ બોલ્યા નહીં પછી સ્થિતિ મેં પછી મેં જો સ્થિતિ હોય ને તો એ આત્મજ્ઞાનની સ્થિતિ મેં કે તમારી જે ખહુરિયા જેવી હોય એ કે વસ્તુ છોડતા નથી તમારો રસ એટલો ને એટલો આત્મજ્ઞાન કોને કહેવાય કે આત્મા અમૃત પીધા પછી જેને આમાં ક્યાંય રસ ના રે અને એની સ્થિતિ નિર્લેપ કોને કહેવાય આત્મતત્વનું જ્ઞાન થાય પરમાત્માનું જ્ઞાન થાય તો જરૂર એને કર્મબંધ ન થાય શાસ્ત્ર ખોટા નથી પણ સ્થિતિ તો હોવી જ ને સ્થિતિ થાય તો બરાબર છે મેં કીધું શંકરાચાર્ય નો તમે પ્રસંગ જાણો છો શંકરાચાર્ય જયારે મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ લઈને બેઠા એમાં ભારતી દેવી હતા ત્યારે એમણે છેલ્લો એક પ્રશ્ન પૂછ્યો અને પોતાના શ્રૃંગાર રસનો સંસારનો પ્રશ્ન પૂછ્યો ત્યારે શંકરાચાર્ય જે સંન્યાસી હતા એટલે સંસારના સ્ત્રી પુરુષનો પ્રશ્નનો ઉત્તર આપી શકે નહીં એટલે એમણે કહ્યું કે માં મને થોડો ચાર છ મહિનાનો સમય આપો તો હું એ પ્રશ્નનો ઉકેલ શોધી કાઢું ઓકે વાંધો નહીં અને પછી થોડો સમય લઈને ગયા મેં કીધું આ પ્રસંગ તો તમે મિસ્ટર જાણો છો ને પછી શંકરાચાર્ય પોતાના શિષ્યોને પોતાનું શરીર સુરક્ષિત સોંપ્યું એમાંથી પોતે નીકળી ગયા અને કાશીના રાજા જ્યારે તાજે તાજે દેહ છોડેલો એના શરીરમાં શંકરાચાર્ય પ્રવેશ કર્યો અને રાજા જીવિત થઈ ગયા મહારાજે પણ વચનામૃતમાં કીધું છે પછી પેલી રાણીની સાથે એ સંસાર માંડે પણ રાણી જોઈએ રાખે કે મારો પતિ જે પહેલાં હતો ને એમાં આવી ચેષ્ટા નહોતી આ કોઈ બીજા જીવે પ્રવેશ કર્યો છે અને શંકરાચાર્ય શ્રંગારસને જાણી અને આવ્યા અને ભારતી દેવીને જવાબ આપ્યો અને હરાવ્યા અને શંકરાચાર્ય જીતી ગયા તમે આવું કરી શકો આવું કરી શકતા હોય એને કોઈ કર્મ મંદ નથી આખા દેહની ભાવથી કેટલી સ્વતંત્ર છે શરીર મૂકી દેવું પાછું પ્રવેશ થઈ જવું આત્મજ્ઞાન કઈ સામાન્ય છે સસ્તું છે આટલું અને એ શંકરાચાર્યજી પ્રવેશ કરે વિષયોને નિહાળે કે જાય તો એ પોતાના રસથી નથી જાતા વિકારથી નથી જાતા કાંઈક પરા છે એ શંકરાચાર્યજીની જો તમે વાત કરતા હો કીધું ભાઈ તો એ જયારે એક ગ્રહસ્થ ત્યાં જયારે ભિક્ષા માગી ત્યારે એમને ભિક્ષામાં લાડુ મળ્યા ચૂરમાનાથી ત્યાં ઊભાનું ઊભા પેલા બહુ ગ્રહસ્થનો ભાવ તો જમી ગયા તો સાથેના કોઈ કોઈને એવું થઈ ગયું કે આ બાપાને લાડુ બહુ ભાવતા માગે છે તો શંકરાચાર્યજી પછી લુહારની કોડે ગયા વિક્ષાંત દેહી કરીને પાત્ર લંબાવ્યું એટલે ઉકળતું લુહારે શિશુ રેડી દીધું તો શંકરાચાર્યજી પી ગયા મેં કીધું આ જો આપણે ઉકાળેલું શિશુ પી જઈએ ને ત્યાર પછી આ બધા પ્રયોગ કરવા જીવતા રહ્યો તો ભગવાન સાથે એકાકાર હોય તો દુર્વાસા સોળ થાળ જમી જાય નિર્લેપ છે પણ એ સ્થિતિ હોય તો श्री जी महाराज बैठा था जाइए जा महाराज ने स्वामीनारायण तुमने बहुत बड़ा बुरा किया तुमने ब्रह्म में भेद डाल दिया महाराज क्या भेद डाला ये स्त्री पुरुष को अलग अलग बिठा दिया ये ब्रह्म में भेद डाल दिया कौन स्त्री कौन पुरुष सब ब्रह्म है आत्मा है इसमें यह भेद क्या तुमने भेद खड़ा कर दिया नजर स्त्रीओ पर भेड़ थवुटे आवा आत्मज्ञान बदा ओ थी पी ए बधाई आत्मा सेरअवय से कहीं स्पर्शतु नहीं स्त्री पुरुषों भेला थे पी पे स्त्र गोली समझा तुषी ब्रह्म मुसी ब्रह्म ब्रह्म ब्रह्म सब एक है इंद्रिय अपना काम करे ब्रह्म सदा निर्लप है ભ્રમ તો નિર્લેપ છે સ્ત્રી પુરુષના આકારે તો આખા જુદા છે ઇન્દ્રિય ઇન્દ્રિયનું કામ કરે એમાં આત્માને કોઈ અડતું નથી એમ કઈ ભોગ ભોગવે છે આ બધી વસ્તુઓ પેલા થતી હતી આજે પણ થાય છે દરેક સંપ્રદાયમાં થતી હોય છે હવે આ આ જ્ઞાન પ્રધાન સંપ્રદાયની વાત છે પણ જે ભક્તિ પ્રધાન સંપ્રદાયો છે એમાં પણ આવા વિષય જીવો ઓથ લઈને પાપાચાર કરનારા વર્ગો છે ઘણા જાહેરની વાત આખી અલગ હોય છે પણ ઘણા ખાનગીમાંય પણ આ સમજાવતા જ હોય છે આવી રીતે ભોળા લોકોને સમજાવતા હોય છે જે ભગવાન ભક્તિ પ્રધાન સંપ્રદાયો છે ને એની તમે જે ભગવાનનો ઓથ લે છે એ ભગવાનના મહિમાનો સેવાનો નિશ્ચયનો જ્ઞાનનો ભક્તિનો સમર્પણનો એ બધું સમજવા જેવું છે શું સમજાવે લોકો ખબર છે શરૂઆત બહુ સરસ કરે समझ में जो देखो गोपी का मतलब क्या है गोपी या ने प्रेम समर्पण बिना गोपी हुए कृष्ण नहीं मिलते रास मंडल में प्रवेश नहीं होता भगवान से मिलना नहीं होता भगवान की माधुरी मूर्ति का स्पर्श भी नहीं होता गोपी हो बनना होगा गौर से सुनियो गोपी यानी प्रेम समर्पण वरज की गोपिया ने सब छोड़ दिया पति छोड़ दिया परिवार छोड़ दिया बाल बच्चे छोड़ दिए और कृष्ण के पास चली गई और कृष्ण को अपना तन मन सब समर्पित कर दिया और सब समर्पित किया तो क्या हुआ गोपी भगवत स्वरूप हो गई <laughs> अब आया सुधी तो बात बराबर हमें पानी भेरवे खूबी नहीं वाचो समर्पण साब कर दिया भगवत स्वरूपा हो गई गोपी वल्लभ भाई नम हो गया इसलिए सुनो हे सज्जनो सन्नारियो सुनो भगवान को और अपने गुरु को जो पानी बेहरू भगवान को और अपने गुरु को जब तक सब समर्पण नहीं किया जाएगा तब तक परम कल्याण नहीं होगा बिना समर्पण के गुरु कैसे रिजेगा है? कैसे रिजेगा यहां वृंदावन से एक आया था सन्यासी मैंने रू उसको सुना था उसकी स्टाइल है ये मैं गया था देखने बहुत घुमा देखा પાણી ભેળવી દે ખબર પડે નહીં એટલે કેવાય છે ન્યુયોર્ક ની બજારમાં ફૂટપાથ ઉપર પેલા આપણે કાઠિયાવાડી કાકા ચાલ્યા જાય અને પૂળો પૂળો મૂછો હા મોટી મોટી આમ વગાડ્યું નીકળી જાય એવી મોટી ચડાવીને કાકો પણ એનો છોકરો રહેતો હોય છે આ પછી કાકા પછી ત્યાં અરે ફરે મજા કરે એમાં ક્યાં ધોળિયો જોઈ ગયો હેમી વન પીસ ગેમી વન પીસ એક પીસ આવડું મોટું ઓલા તો ક્લીન શેવ કરીને રખડતા હોય આવડું મોટું ગેમી વન પીસ કાકા ગુજરાતી ઇંગ્લિશ થોડું જાણતા છે કાકાએ બગલ કાઢીને એમાંથી કાઢીને દીધું આલેગલમાંથી માય શો રૂમ દિસ ઇઝ માય ગોડાઉન મૂકો માયકો છોડો આ ચરણ માં મૂકો આપણને લાગે કે આચરણ ની વાત કરે છે પણ આ ચરણ માં મૂકો એ ઘણા વર્ષો પેલા મને એક જણ આવીને મને કહે લ્યો આ એક કેસેટ સાંભળો તો ઓડિયો કેસેટ ત્યારે વિડીયો હતો નહી દેખો ભાઈ મેં તો કૃષ્ણ કી કથા કરતા હું કહેતા હું ઓર કૃષ્ણ કે ઉપાસના કરતા હું મેં તો પૂરે દિન કૃષ્ણ કે ભાવ મેં ડૂબા રહેતા હું જોજો कृष्ण की उपासना करता हूँ कृष्ण की कथा कहता हूं तो पूरे दिन में तो कृष्ण के भाव में डूबा रहता हूं तो कोई स्त्री मेरी नजर में आती है तो मुझे राधिका दिखाई देती है तो मैं जब गले लग जाता हूं वहां से लगा लेता हूँ सिने से गला लगा लेता हूँ मतलब बेटी पड़ो जो ये मेरा भाव है उन्मेष है कृष्ण का, का भावावेश मुझे राधिका दिखाई देती है भले ही मानुस में क्या करू मेरे राधिका दिखाई देती है और मेरी यह बात जिसको समझ में नहीं आती वो लोग को यह राष्ट्रता उनकी समस्या है मेरी समस्या नहीं है मैं ही तो राधिका देखता हूं राधिका देखाई मे कृष्ण के देखा तो राधिका देखाई तो को कोई पुरुष को भाड़ा की है न था तो आ कृष्ण है वो पर बधा ने उल्लू बनाया ફૂડ કોમ્પિટિશન હતી ને તો એ બધા હાઉ ના કઢામાંથી બેઠા હતા પછી બધી આખી ટીમ આવતી હતી બધી કોને શું બનાવી હલો હા શું બનાવો હા હું પીઝા બનાવ પીઝા જાપાને પીઝા હા પીઝા ને તમે શું બનાવો અરે કાઠીવાડી પુટલા પુટલા કાટલાવાડી પુટલા હા બરાબર તમે શું બનાવો તમે અરે મોંસાર મોંસાર સરસ નજાર હા તમે શું બનાવો હોટ ડોગ બનાવો હોટ ડોગ બનાવો હા એક જણા હાવ ખાલી કઢાયું અને તાવી થો તમે શું બનાવો છો ઉલ્લું બનાવું છું એટલે રમણી ને રાધિકા રમણીને કહે રાધિકા પછી રસીઓ થઈ પોતે રમે રાસ લીલા એવા મહિમાના ગાંધ કરે પછી સ્ત્રીઓને ભોળીને ભૂલે ભૂરાટા કરે અને રાધિકા છે હે તું ગોપિયા છે પોતે મુગટ પહેરે હાથમાં વાંસળી લે એ જોયું છે ને બધું ટીવી માં બધા રાસ લીલા પછી મંડાય બધી અને ભોળી પ્રજા પછી સમર્પિત થાય આ બધા ભગવાન ને પાપાચાર કરવાના બધા ચાલે છે ને જો તમે એમ કયો કઈક ફિજુલ વાતો ફિજલ નથી આવું છે ભટજી ગામડે હરિકથા કરતા હશે ને પછી હરિકથા કરતા કરતા આવી બધું ભાવ વાતો કરી ને પછી એક બે સ્ત્રીઓને વળવી હશે ને પછી તો મહિનો પૂરો થઈ ગયો ને પછી અધિક માસ હોય પૂરો થયો એટલે ભટજી પછી આખું ગામ વિદાય કરવા આવ્યું એ બધા વિદાય કરી કરી પાદરી ગોદરીથી વળવા માંડ્યા પડલી બે ત્રણ મહિલાઓ જે એને લુ કર્યા હતા કઈ પાછી વળતી નતી એટલે પછી છેલ્લે છેલ્લે એમણે કીધું હવે પાછા વળી જાઓ પાછા વળી જાઓ તો બિચારી રડવા માંડ્યું તેથી મોબાઈલના જમાના ઝડપી વાહનો નહીં આવું બધું કઈ નહીં એટલે બૈરા મુંજાણા કે પછી આ કૃષ્ણ સ્વરૂપનું પછી ક્યારે મિલન થાય એમ એટલે એમણે કીધું તમે તો વયા જો પણ પછી આપણે ક્યાં ભેડા થશે પણ બોલો એટલો તો સાચો નિખાલ એટલે એમણે કીધું જો ભાગવત સાચું હશે તો આપણે જમપુરીમાં ભેડા થશે આગ વાત સાચું હોય છે તો જમપુરીમાં ભેળા થય શ્રી કૃષ્ણ છે પણ ઓથલી છે એટલે સાવધાન છે ગુરુને સમર્પણ કરીને પછી સંસાર બધી ઘણી બધી વિલાસી વાતો એ ભગવાન નિશ્ચયના ઓથે પણ થાય છે સત્સંગમાં પણ ઘણું બધું એવું થતું હોય છે પણ બધું કઈ બહુ બોલવામાં મજા આવતી નથી અમે એક ગામડે ગયા હતા બપોર પછી ગયેલા થોડો ઘણો જે કાંઈ છે સાફ સફાઈ કામ કર્યું આરતી ને ટાણું થયું હરિભક્તો મંડળ આવવા મોટા મોટા ચાંદલા હેવા બડકમ દાળો આવે આરતી થઈ ને પછી બધું ધૂન બધું થયું પછી કથા વાર્તા થઈ ને પોઢે પ્રભુ નીમ ચેષ્ટા થઈને પોઢે બધું બોલવાના થયું ત્યાં વેલા આગળ લાઈનમાં હાથ આઠ બેઠેલા બધા પટેલિયામી હા ઓરડાના પદ બોલો ઓરડાના કથા વાર્તામાં આમ તમારો આમ આમ થાય વાત કરો તમે તેવી રીતે સાંભળતા નથી હા એમ આમ મણીધર હામે મોરલી હામે મણિધર ડોલેમ થાય ઓરડાના પદ બોલો ઓરડાના મેં શરૂઆું તમારા મંદિર માં પડકાર મારે મને પેલી વાર થઈ ગયું મેં હરિભક્તો ક્યાંય જોયા નથી ઓરડા પદ બોલે ખુમારી ચડી જાય આપડે નહી તો ઓરડાણ પર ઠંડુ છે ઓરડાણ પર આપડે થાય કે આ ખુમારી વાહ મજા આવશે આપડે કઈ જામવું પડશે આવા વૈયત વાળા આવા હરિભગતો હોય તો જરા સાધુ કોટો પડે એટલે પછી બધું પોટ બધું પૂરું થયું ને પછી પગે લાગે લાગી હાવ નીકળી ગયા પછી શું કાર મંદિર ખાલી થઈ ગયું પણ થોડો થોડો કલો હવે એટલે વાતો ચિતનો કકડાટ કકડાટ થાય આપડે જીવ થોડો ખાખા એટલે આ બધા ક્યાં હજી બોલેથી ગયા નહી એટલે મંદિરની ખડકી ખોલી તો બાય ઓટો ત્યાં બધા આઠ દસે જણા લાઈનમાં બેઠા બધા બીડી ઉપયો લાઈન સરવા બધાય બીડી અરે મેં કીધું આપણે આ સત્સંગી અને તમે આ બીડીના ઠુઠા આપ્યું આ બધું આ કેમ આવી રીતે મેળ પડે અહીંયા ચાંદલો મને કે સામી તને જ્ઞાન જ નથી શું જેને નો નિશ્ચય હોય તમને નિશ્ચય ની ખબર નથી વચનામાં વાંચો સરખો ધર્મ તો વિમુખ હોય એમાંય હોય બાર વટી આવે ધર્મ પાળતા હોય એ ધર્મ કલ્યાણ થાય છે કલ્યાણ તો નિષ્ઠાથી થાય છે નિશ્ચયથી થાય છે એનું બળ જોઈએ બાકી એમાં આ કાંઈ આડું આવે જ નહીં ધર્મ પાળે એવું છે એ તો બધા નરકના અધિકારી નિશ્ચયથી કલ્યાણ થાય નિશ્ચયનું બળ હોવું જોઈએ સામી ખડકી જ બંધ કરી દીધી કાંઈ હુજ નહીં આ તો સર્વોપરી આમાં આપણે હુજે જ નહીં કાંઈ હજી નથી હોઈજ્યું તમને એમ લાગે છે આવા સંપ્રદાયમાં નથી છે એવો અરે ભાઈ વિદેશમાં એમને ભટકાઈ ગયા હોય દેશમાં ઘણા હોય છે નથી એવું નથી આપણને મૂર્ખ માનતા હોય છે પણ આ મારો બાદ ચોખે ચોખે એક ની બે જેવી વાત કરો એને તો અસુર કેવો ગુરુદ્રોહી કેવો વચન દ્રોહી કેવો અધર્મી કેવો અસુર કેવો વિમુખ કેવો આ નહી વાંચતા હોય વચનામ એરપોર્ટ ઉપર જો માધવપુરી સામે પૂછજો એ ભેળા થઈ ગયા તે ભાઈ વેઇટિંગ રૂમમાં બેઠા ને સેજ આવી ગયા એટલે કપાળમાં ચિલાંક આગળ સરસ ધારધાર વેઇટિંગમાં આવીને બેસી ગયા પછી વાતચીત થાય ક્યાંથી આવો છો આ છે તે છે પછી બીજી વાતો થતા થતા સેજે તે દિવસે એકાદશી એટલે એકાદશી વાત નીકળી આજે એકાદશી છે એટલે આમ છે તેમ છે હું સામી આપણી એકાદશી ફેકાદશી સ્વરૂપ નિષ્ઠા હોય એને કાંઈ એકાદસી ફેકાસી રેવા દીધો હોય એ તો હવે લસણ આ બધું ઘવાય સ્વરૂપ નિષ્ઠા હોવી જોઈએ વાંચો મજનું નવમુખ સ્વરૂપ નિષ્ઠાથી કલ્યાણ છે યુધિષ્ઠિર મહારાજે એ કે સ્વામી કયો લ્યો યુધિષ્ઠિર મહારાજે કયો ધર્મ લોપ્યો હતો એક નહીં અને અર્જુન એ કયો પાડ્યો હતો એક નહીં તો એ નરનારાયણ દેવ કોણ થયા યુધિષ્ઠિર થયા કે અર્જુન થયા અર્જુન થયા એક ધર્મ પાડ્યો નહોતો છતાંય જય નરનારાયણ દેવ અર્જુન બોલાય છે એ પૂજાય છે એને એક દોષ લાગ્યો વચરામરમાં કીધું મહાભારતની લડાઈમાં અનેક સામે અધર્મ આવ્યા છતાં એને નિશ્ચયના સ્વરૂપ નિષ્ઠાને બળે અર્જુન પાર કરી ગયા સ્વરૂપ નિષ્ઠા જોઈએ સ્વામી ધર્મ નિષ્ઠાને છોડો એનાથી કાંઈ નથી થતું યુધિષ્ઠિરના અર્જુનના દાખલા છે એલા ભાઈ હકીકત છે એ મધ્યના નવની વાત છે કે અર્જુનને અને યુધિષ્ઠિરે अर्जुन ने भगवान निष्ठा भगवान के करू अब के भगवान शू बीड यू पीवा एकादशाद काढ़ी नाखा क्या भगवान ये ना के एम पाछो न पड़े पाड़ने स्वरूप निष्ठा कहवा અને ત્યાં પણ મહારાજે મધ્યના નવમાં કહ્યું કે આ જે સ્વરૂપ નિષ્ઠાની વાત કહીએ છીએ કે ધર્મને ખોટા કરી નાખવા માટે નથી કહેતા કેટલી સાવધાની વાત કરી પણ આ તો કોઈક એવા સંજોગો દેશકાળના આવે અને ત્યારે ક્યાંક ધર્મમાં ભક્તિમાં ચ્યુતી થાય ત્યારે પેલો જે ધર્મનિષ્ઠાવાળો હોય એમ માને કે નરકમાં પડી ચૂક્યા આવે મારું ક્યારેક કલ્યાણ નહીં થાય મતલબ શું છે સ્વરૂપ નિષ્ઠાવાળો અધર્મમાં પણ પડ્યો ન રહે પણ ખડો બેઠો થઈને ખોખારો થઈને ઉભો થઈ જાય એ ઉભા થઈ જવા માટે સ્વરૂપ નિષ્ઠા છે પણ અધર્મ ધર્મ ભોગવા માટે નથી વિષયો ભોગવવા માટે ઊંધા સૂત્રો પકડી લીધા છે કંપની વાળા ને ઊંધિયું ખીલ્યું કાઢી એના તમે જાણો છો એટલે નથી કેવું લોયાના ત્રીજા વચનામર્ત માં શ્રીજી મહારાજે કહ્યું કે જેને આવો મહાત્મા છે ભગવાનનો નિશ્ચય હોય એનાથી ભગવાનને અર્થે શું ન થાય કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે પુરુષ હોય તે સ્ત્રીનો ત્યાગ કરે પણ જેને આવો નિશ્ચય હોય એને ભગવાનને અર્થે શું ન થાય આને ભગવાન આગળ રાખવા છે સંસાર ભોગવવો છે કેટલો દંભી છે સ્વરૂપ વાત કરવી હકીકતે મીઠા મીઠી વાત એ છે પ્રથમ નું ચોવીસમું વચનામર્ત એમ મહારાજ કે છે કે જેને મહિમા અને ભગવાનના નિશ્ચયનું મહિમાની ખટાશ ચડી ગઈ હોય તો કેવું થાય કે જેમ કોઈ એક લીંબુ ચૂસ્યું હોય તો થોડા થોડા દાંત અંબાય પણ રાંધેલો ભાત કે ચણા શેકેલા હોય તો ખવાય પણ જાજા બધા લીંબુ ચૂસ્યા હોય કાગદી લીંબુ ચૂસ્યા હોય તો પછી દાંત અંબાઈ જાય ક્યારેક અનુભવ કોક નથી દાંત અંબાઈ જાય પછી રાંધેલો ભાત પણ ચવાય નહીં એમ જેને ભગવાનના શ્રીજી મહારાજ કે ભગવાનના મહિમાને નિશ્ચયની ખટાઈ ચડી જાય ત્યારે એના ચાર અંતઃકરણ અને દસ ઇન્દ્રિયો રૂપ જે દાઢોથી અંબાઈ જાય છે ત્યારે એનું મન વિષયનું ચિંતન કરવા સમર્થ થતું નથી ચિત્ત વિષયનું મનન કરવા સમર્થ થતું નથી બુદ્ધિ વિષયોનો નિર્ણય કરવા સમર્થ થતી નથી અને પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પોત કોઈ વિષયોને ભોગવા સમર્થ થતી નથી આ સાચો મહિમા અને છે આ તો એને ઓથે પછી ભોગવાનું છે ભગવાનનું માનવું નથી અને ભગવાનની નિષ્ઠાની વાત કરવી છે અધર્મી છે એક નંબર અધર્મી નિશ્ચય એટલે શું થાય આ છે આ બલ્બ છે આ નિશ્ચય થઈ ગયો ને હવે આ બલ્બ છે આ ટમેટું નથી નિશ્ચય ઓળખાણ આ નક્કી થઈ ગયું કે આ બલ્બ છે આજે કેમ આ મૂક્યા છે ખબર નથી પણ આ ટમેટું નથી તો આ બલ્બ છે આ ટમેટું નથી આ નિશ્ચય છે ને હવે આ કોઈ ધોકો લઈને મારી પાસે આવે મને કહે તું આને ટમેટું કે ઉપરથી ઉપરથી બીકનો માર્યો કઉ હાજર રહેવું એટલે પણ અંદરથી થાય કે આ ટમેટું છે એ નિશ્ચય છે પાકો એમ જેને ભગવાન ઓળખાણા આ હીરો છે અને આ કાચ છે એની હીરાનો નિશ્ચય થઈ ગયો હવે જેને એને હીરાનો નિશ્ચય થયો એ કાચના ટુકડા લે જેને નિશ્ચય થઈ ગયો કે આ ગંગાજળ છે ને આ ગટર છે એ ગટરનું પાણી પીએ ગંગાજલ મૂકીને એમ જેને ભગવાનનો નિશ્ચય થયો એ ભગવાન સિવાય પછી બીજા વિષયોને અડે જ નહીં તો જ ભગવાનને ઓળખ્યો કહેવાય કોઈ મેળાવડામાં ગયા હોય મા બાપની સાથે પાંચ છ વર્ષનો છોકરો હોય ને અચાનક તેમાં છૂટો પડી ગયો પછી કઈ ખોવાઈ ગયો પછી એક બે કલાક પછી છોકરો છે એના માવતરને બાળી જાય પછી શું થાય શું થાય દોડીને ભેટી પડે ને પાણી પેલો કે આમનો ઊભો રહી જાય ને ભેટ્યા નહીં તેનો અર્થ શું છે હજી ઓળખ્યો નથી ઓળખાણ થઈ જાય તો દોડીને ભેટી પડે જોડાઈ જાય નિશ્ચયનો અર્થ છે જોડાઈ જાય આશ્રયનો અર્થ પણ શું છે માવતરનો ખોળો છોડીને છોકરું ક્યાંય જાય નહીં એ આશ્રય પણ ભગવાનમાં જોડે નિશ્ચિત પણ ભગવાનમાં જોડે અને જ્યારે ભગવાનમાં જોડે ત્યારે ભગવાને આ વચનામર્તમાં પણ કહ્યું પ્રથમના બાસઠમાં પણ કહ્યું કે ભગવાનના કલ્યાણકારી બધા ગુણ એમાં આવે છે કારણ કે લોઢાને પારસમણી અડે બધા જ એમાં સોનાનો ગુણ આવી જાય એમ જ્યારે નેત્રને દીવાનો યોગ થાય ત્યારે જેમ નેત્રમાં અંધારું હોય જતું રહે અને પ્રકાશ થઈ જાય એમ ભગવાનનો જ્યારે નિશ્ચય થાય ત્યારે એમાં જોડાઈ ઇન્દ્રિયો અંતઃકરણ જીવ એક થઈ જાય ત્યારે પુરુષોત્તમના ગુણ એમાં આવે ત્યારે પુરુષોત્તમમાં તો અનેક કલ્યાણકારી ગુણ છે એ બધા જ ગુણ એમાં ઉપાસકમાં આવે છે ત્યારે એમાં અધર્મ ક્યાં રહે માટે જો અધર્મ થાય છે તો એને નિશ્ચય છે જ નહીં એટલે બસ નિશ્ચય રાખો એ આશ્રય રાખો દેવનો આશ્રય રાખો બાકી બધું જોયું જાય એવી આજે ક્યાંય વાતો થતી હોય તો એ બધી આ વચના વિરુદ્ધ છે એટલે साो निश्चय ये महाराज के महिमा समझाए भूंघाट बंद थे जाए भोग एट आते भगवान ना ज्ञान ना निश्चय भक्ति ना प्रेम नो समर्पण नो एथ लिये ये असुर है अधर्मी है पाखंडी है पापी थे। नाम नोथ लिय मनो यवती शक्ति पाप निर्दह ने हरे है तवत करतुम न शक्ति पातकम पातकी नाम ना तब नाम ना महिमा जो भगवान नाम महिमा एक भगवान नाम लियो तो एक भगवान नाम में पाप बाड़वाटली शक्ति है एटला पाप કોઈ દુષ્ટ પાપીમાં પાપી માણસ મહાઘોર પાપી માણસ આખી જિંદગીમાં પણ એટલા પાપ નથી કરી શકતો પાપીનો શિરોમણી લાવો અને આખી જિંદગી મન મૂકીને પાપ કરે અને સામે એક નામ એની પાપ બાળવાની શક્તિ એ વધી જાય એક નામ લે ગમે તેવા પાપ બાળીને ભસ્મત થઈ જાય એક જ નામથી એક નામમાં આટલી તાકાત આટલો નામનો મહિમા છે આ નારદ પંચરાત્રમાં સાવત સંહિતામાં આ નામનો મહિમા આપ્યો છે આટલો મહિમા છે અને છે અજામીલ એક નામ લે બધા જ પાપ મથ બળીને ભસ્મ એ નાગપાલ વરુ શ્રીજી મહારાજ પાસે આવે જેવી અંજલી ભરીને મૂકે પથ્થર કાળમીને ફાટી જાય પણ નાગપાલ વરુ પરમ શુદ્ધ થઈ જાય કે જોબીન પગી વડતાલના જોબન પગી માથું મૂકે બધા પાપ વાળી સવારના પોર આપણે જોગન જોગન પગી નો નામ લઈએ આપણો દાડો સુધરી જાય હયાના કમાડ ખુલી જાય ભોગવા જાય તો ક્યાં મેળ પડે જગજાના વાલ્મિક ભયે બ્રહ્મ સમાના મરા મરા બોલતા બોલતા વાલીઓ લૂંટારો વાલ્મિકી મહુષિ આદિ કવિ થઈ નિશાળે જ્ઞાની વિજ્ઞાની કોઈ ઋષિના આશ્રમા અને કાવ્ય ફૂટ્યા સંસ્કૃત જો તમે વાલ્મિકી રામાયણ નામનો પ્રતાપ શિલાઓ સાગરમાં ઊંચા છે એવો સેતુ છે હા નીચે કંઈ અડેલા નથી અને સેતુ છે આટલો નામનો મહિમા છે હવે આ નામ એક નામ લે આખી જિંદગી પાપી માણસે પાપ કર્યા હોય એ બળીને ભસમત થઈ જાય તો પછી થોડું આગુપાછું થાય વાંધો જરી આગુપાછું પટેલ ની વાડી ગયેલા ફેરવીને પાવડો મારી ઊંધરને પતાવી દીધું અમે કીધું હે ભાઈ એ આ તમે શું કરો તો કે જો તમી ભગવાન નામ લઈને માર્યો છે એની એ મુક્તિ મારી મુક્તિ ભગવાન નામ શું ના કરે હું તો કે જે કોઈ કઈ જીવ જંતુ સાપ આ બધું નીકળે ભગવાન નું નામ લીધા વગર ના મારું ભગવાન નામ પેલા નામ સાથે જ મારું એની મુક્તિ થઈ જાય એને મારા જેવો મારવા વાળો કોણ ભગત મળે મને કે નામનો મહિમા જુઓ તમે નામનો મહિમા છે જ કે પાપીને ભસ્મ થઈ જ એવા એક ઉંદરનું માર્યું રોજમાં પાંચ પછી ઉંદર માર્યા બે પાંચ હાથ મારી નાખ્યા એવા શું મોટી વાત છે આટલો નામનો મહિમા એક નામ બોલે હજામીલ ના પાપ બળીને ભસ્મત થઈ જાવ આવા હાપોલિયા માર્યા શું ઊભા રહેતા હશે નામ લેવું ભગવાન હવે જોવા જઈએ કેવા કેવા કેવા કેવા ઊંધા સૂત્રો પકડાય છે એ ઘણા વર્ષો પહેલાં હવે એ બાપા નથી દેખાતા બાલસાહે છે પણ નામ આવડતું તો ખબર નહીં એ એક બાપા આવતા હું ત્યારે રોજ સભા મંડપમાં મેમનગરમાં કથા રોજ કરતો ને ત્યારે કથા સાંભળવા બાપા આવતા શિક્ષક હતા ટૂંકી ધોતી બંડી માથે કાળી ટોપી કથા સાંભળાય એમાં બધી વાતો આવતી હોય વાતો શિક્ષક જીવ ને એટલે ગમે ફાવે એક વાર હું પૂર્યું કરીને મને કે સ્વામી અહીંયા આવો બોલો બાપા મને કે મેં ચાર બઈ રાખી રહ્યા મેં કહેતો ઈ માંડવાની મારી પાસે શું છે બાપા તમારી જરૂર તમે ચાર કરો હોળ કરો મારે શું મને કે નહીં સાંભળો આમ સાંભળવા જેવું છે મેં કે શું આવડિયામાં સાંભળ મેં કે ચાર બઈ રાખી રહ્યા વિકેત ચારે એક આવી રહ્યા હતા નહીં નહીં એક મરી જાય બીજું બીજું મરી જાય ત્રીજું ભાગી જાય તો ત્રીજું બીજું જાય ચોથું આવી રહે ચાર બૈરા કહી રહ્યા તોય કે સામે હું છે ને વેશ્યા વાળે જાતો વિકેજ બાપા હવે બંધ કરો ને મારે જવું નહીં નહીં સાંભળો આ તમે જે વાત કરી ને આજે સભામાં એના મારા સંદર્ભમાં તમને કેવું છે તોય હું વેશ્યા વાળે પણ સામે હા જ્યારે જઈને પાછો આવું ને એટલે હું એકાવન માળા તો કરી જ એટલે શું ચોખું થઈ જાય ભગવાન નામનો મહિમા છે બધા પાપ ભણીને ભસ્મત થઈ જાય એ એકાગ્ર થઈને એકાવન માળા કરી લઉં પાપ ઉભું ના રે મેં કેટલું હવે મન જવા જ મારે ઊભું નથી રહવું કેવા કેવા સમાજમાં હોય છે એમ ખરેખર તો એ નામનો ઓથે પાપ કરે એને શાસ્ત્ર માં ભયંકર અપરાધ ગણ્યો છે અને ક્યાં સુધી કહ્યું ખબર છે नमना महिमा ने पाप करे ये पाप गायश्चित करें तो ये धो नहीं आवा भयंकर वज्रे पाप ना दुर्पयोग कर प्रायश्चित करे।, करे तो नामना करेला पाप ये पाप क्यों धो नही शास्त्र में कहू विषय लंपटी जीव है ये दुरुपयोग करे उधे रस्ते लाई जाए મધ્યના ચોથા વચનામૃતમાં કોઈ વાતો જે ભક્ત ભગવાનનો અતિશય મહિમા જાણતો હોય કે એક નામ લીધે તો બધા પાપ બળીને ભસ્મ થઈ જાય તો એ કેમ સમજે તો ધર્મમાં રહેવાય આવો સીધો પ્રશ્ન શ્રીજી મહારાજે કયો છે જો પ્રચલિત કેવી વાતો છે કે તો કેમ સમજે તેને ધર્મમાં રહેવાય કે જેમ અતિશય મહિમા જાણતો હોય કે એક ભગવાનનું નામ લઈએ તો બધા પાપવાળીને ભસ્મ થઈ જાય તો એને ધર્મમાં કઈ રીતે રહેવાય સંતોએ ઘણી રીતે ઉત્તર કર્યા પણ ન થયા પછી શ્રીજી મહારાજે કહ્યું સાંભળો જે એવો છે મહિમા જાણે છે એને એમ સમજવું કે મારે તો ભગવાનનું અખંડ ચિંતન કરીને એકાંતિક ભક્ત થાવું છે मैं जो काम क्रोध लोभाधिक विषयों में विकारों में मा, मरी वृत्ति जसे तो एटलू मार भगवान चिंतन करेप पड़े पीछे जीजी महाराज कहू कि चिंतवन करव अखंड ये काई न थी बात नहीं अंत काले भगवान चिंतन थी जाए तो जीव मोटी पदवी ने पमी जाए कहवा शू कि जो विषय विकारों में मन गये जो पीछे अंत काले विषय विकारों ग तो जीव दुर्गत्य हो जाए એટલે નામનો મહિમા ભલે સમજો પણ વિષય વિકારો એને અર્થે નામનો મહિમા નથી નહીંતર મોત બગડશે જનમારો બગડશે અખંડ ચિંતવન કરવું છે આવો મહિમા સમજે અને પોતાનો જનમારો સુધારો છે ભગવાનને મળવું છે એકાંતિક ભક્ત થવું છે અને ભગવાનના સુખે સુખીયા થવું છે એમ સમજે તો જ એને નામનો મહિમા સમજતો હોવા છતાં પણ ભગવાનના ધર્મમાં રહ્યો આ બધી વાતો નિશ્ચયને ઓથે મહિમાને ઓથે જ્ઞાનને ઓથે જે કોઈ પાપ કરે છે એવા લોકોની વાત છે પણ એ ઓથ ન લેવો પણ કલ્યાણકારી એ બાબતો છે એનો સાચો ઉપયોગ કરવો સાચી રીતે ભગવાનનો મહિમા સમજવો અને સંસારમાંથી નિવૃત્ત થઈને ભગવાનમાં જોડાવવું એ જ ખરો ભગવાનનો ભક્ત છે આ એક પ્રશ્ન પૂરો બીજો પ્રશ્ન એ જે સંતોએ પ્રશ્ન પૂછ્યો છે ને ભાઈ તમે જેટલો વિચારો ને आम अद्भुत सतो पूछे घे महाराज कोई भगवान अति दृढ़ भक्त होने देह मुक टाणे पीड़ा थी आए बोलूँ कण रहत नहीं कोई तो कई पाको हरिभक्त जनाते न हो देह मुकने समय अति समर्थ जन है अतिशय भगवान प्रताप ने जाने भगवान महिमा मुखे कहीने सुखियों थको देह मुके शू कारण है जो सारो हो सारों न देखाय जेवतेवो हो सारूँ देखाय कारण कहो के महत्व प्रश्न से साहेब विचारो तो खबर पड़े के सारो है यून अंत काले सारूँ देखात नहीं जेवतेवो है ये अंत काले सारूँ देखाय कारण कहो के महिमा के प्रश्न हाय हाय थोड़ा प्रश्न समझी लेव जो सारो हो सारो नहीं देखात जो हो सार देखाय बराबर ने एम नहीं खाली बधाई नु थ आग मूके कोईक भगवान कोई क्या क्या थाय બાકી તો જે સારા છે એનું અંતકાળે સારું દેખાય જ છે હે આ આપણે ભાર્ગોભાઈ બેઠા એમના બાપુજી જસુભાઈ ગયા વર્ષે તારીખ ચોથી ફેબ્રુઆરી એટલે બે બે હજાર ને સાત સભા હતી બાપા સત્યા છે વર્ષની ઉંમર થઈ ગયેલી પણ એનો કેફ જુઓ તમે આને કહેવાય ભગવાનનો નિશ્ચયને મહિમાનો કેફ જ્યારે મળે ત્યારે આમ શું એની હાવ શરીર હાલેની બે જણા પકડી રાખે બે જણા ઊભા કરે તોય સાધુના પગમાં દંડવત મંડે કરવા મારો બાપર્યો રહેવા દો કરવા દો દંડવત કરવા દો અરે ના બાપા તમારે ન કરાય ના ના કરવા જ પડે શ્વાસ ન લઈ શકે ઊભા ન થઈ શકે કેફ જુઓ કરવા જ પડે શું વાત એવું એને ભક્તિનું એવું સ્મરણ માયાતીતાનંદ સ્વામીના વર્તમાન એને એવા સેવા કરી રાજે કરેલા એમને એ જમાનામાં વર્ષો પહેલા નાના લગ્ન થયા ત્યાર પછી એમનો ક્ષય થઈ ગયેલો અને ત્યારે કોઈ બચતા નહીં તો આ મંદિરે આવી ન શકે એટલે માયાતીતાનંદ સ્વામી ઘેરે ગયા એવા ભોળા દયાળુ ભગવાન ભાલના ભગવાન જેવા કેવા સાથે ઘેરે ગયા કેમ નથી દેખાતું આવો દરદ થઈ ગયું છે કઈક પછી સાકર કે એવું કઈક અને ખોબામાં લઈને અમે ખવડાવ્યું અરે બેઠો થઈ જાય તને કાંઈ ન થાય જાય હાવ હાજો થઈ જાય જા અને આશીર્વાદ દઈને આવ્યાસીવા બાપુ શું આમાં ડાક્ટર કરે મા બેઠા કરી દીધા અને પછી એ એવી સેવા ને એવો રાજીપો જેના મુખ્ય મુખ્ય રાજીપાના ભક્તો નહીં એમાં ના જસુભાઈ એવા બળભરી કે ભરી વાત વડતાલના ઉછો મેં દર્શને આવ્યા તો મેળાતા પછી ગયા ઘેરે કદાચ ચોથી તારીખ અને ફેબ્રુઆરી બે હજાર સાત રહીવાનો દિવસ ભાર્ગવભાઈ પણ એમણે પિયુષ પાયે છે ને આપણે બાપુનગર થી આજુબાજુના વિસ્તારમાંથી આપણે પૂરા સભામાં નથી આવતા આ દર વખતે ખંભાથી ત્રણ સાડા કલાકનો ડ્રાઈવ કરીને કથામાં આવે છે શ્રદ્ધા કોઈને એ જો બસ મૂકી હોય તો ચડી બેસીએ આપણે તો ઘરનું તો ગોઠવું કાંઈ ખર્ચવું જ નથી એટલે આ રવિવાર નો દાડો એટલે એમના બાપુજી કે ભાર્ગવ તું જા કથા મળવા જા બાપુજી તમને સારું નથી અત્યંત નબળાઈ છે તાવ છે અને આ નાજુક પરિસ્થિતિ છે હું ન જ આવું ના ના ના જા કથામાં જ આવું જ જોઈ પણ તમારી મને કાંઈ થવાનું નથી તો કથામાં જા મોકલ્યા કથામાં બેઠા રાત્રે બધું નવ વાગે સવા નવ વાગ્યા બધું પૂરું થયું હું અહીંથી નીકળ્યો અને મને કહે ભાર્ગવભાઈ હું હવે રોકાઈશ આવી પરિસ્થિતિ છે મારે જાવું છે એટલે તાત્કાલિક એમને ચોકડીઓ ઉતારી દીધા ત્યાંથી જે વાહન મળે એમાંથી લઈને પોતે તરત નીકળી ગયા રાત્રે બાર સાડા બારે ત્યાં પહોંચ્યા ઘેરે તરત બાપુજી પાસે જાય અને બાપુજી પાસે તરત ગયા ત્યાં બાપુજી બેઠા તા આવી ગયો શું વાતો થઈ મને કે કથામાં શું આવ્યું મને સંભળાય અરે બાપુજી તમે આરામ કરો તમને સારું નથી ના ના ભગવાનની કથા વાર્તા સાંભળવી એ તમે સંભળાવો અને આમને માંડવી પડી કથા કથા માંડવી પડી કથા કરી બધું સાંભળ્યું પછી મેં બીજી ઘણી વાતો થઈ પણ હું અત્યારે નહીં કહું પછી આપણે કીધું બાપુજી સુઈ જાઓ હાર્ગવ આજે હું તિથિ છે તો આજે બીજ છે બીજ ને અઠવાડિયું છું નો દાડે ધામમાં જવાનો છું જેટલી સેવા કરવી એટલે કલ્જે હું એમને દાડે વહી જવું છે હવે આમ પાછું એમ લાગે કે આમ કઈ એમ થોડા અને હું ને એમ હોય બાપા બેસો તો ઠીક ને આમ પાછું પણ જો બાર કર મારે છે ને હવે દવાખાને જવું નથી આમ જવું છે મારું નક્કી છે નો અમે જવું એટલે તું દવાખાને હવે મને લઈ જાતો ને શું જરૂર છે તો કે બાપુજી તમને તાવ હોય પીડા હોય તો દવા તો કરાવે દવા કરાવવાની તારે ભાવના હોય ઘરે કરાવજે બાકી હવે એ કાંઈ ટાંકા લાગવાના નથી નક્કી જ છે જવાનું એટલે પછી મારે ભાઈ જવાનું નવમીના તારે જવાનું જ છે અને આપણે ક્યાંય બીજે જવું નથી આ તારે કરવું હોય તો કરજે બને તાવ થાય અશક્તિ આવે ડોક્ટરને લઈ આવે ત્યાં ગ્લુકોઝ ચડાવે બધી ત્યાં ટ્રીટમેન્ટ થાય નવમીનો દિવસ આવ્યો ત્રણ વાગ્યા બાપા આ ટૂંકાવી ટૂંકાવીને કહું છું ત્રણ વાગ્યા પાછા આ બધા ભાઈઓને આપણે બોલાવી લીધા બાપા જે આ છે આવું બાપા કહે છે એટલે એમના બાવીસ પચીસ જે સભ્યો હતા બધા ત્યાં ત્રણ વાગ્યા એટલે કે ભાર્ગવ હા મારે નાવું છે અરે બાપા આટલો તાવ આટલી નબળાઈ આમાં નવાય નહીં ના મારે નાવું છે બહુ હટ કરી એટલે લુગડું લઈને સ્પંજ કર્યું આ ખસે આને બેટા નાહ્યા કહેવાય તો બાપુજી માથે પાણી રેડો શરીર ઉપર પાણી દદડે એને નાયા કહેવાય પણ બાપુજી આટલો બધો તાવ છે એમાં માથે પાણી રેડવાનું પણ હું કઉ છું ને મને નવડાવો એમને નવડાવ્યા શરીર કોરું કહ્યું ધોતિયા પહેરાવવાની વાત થઈ તો કે એ રેવા દે ઓલો કબાટ ખોલો એમાંથી ઓલી કોથળી કાઢો એ કોથળીમાં મારું ધોત્યુને ચાદર જનોય અને કંઠી એ લાવો બાપા એ ધામમાં જતી વખતે પહેરવા માટેનું તૈયાર કરી લાવો એ પાછું ઘરના ખબર કેતા છે ને મારે છેલ્લે પહેરવાનું છે આને કોઈ આડાવડું કરતા નહીં અને એ જ ઉપાડ્યું એટલે આ બધે બાપુજી આ પહેરવા હા મારે એ જ પહેરવું છે એ પહેર્યા જને બદલી કંટી પહેરી પછી કે હવે મને ભોય લઈ ગયો એ હારું ના લાગે હા વાતું કરો તમે અમારે તમે એમ કહો કે ભોંએ લઈ લો કેમ અમે ભોય લેવાય તમે અહીં બેસો આમાં હું પલંગ ઉપર રહ્યો સારું લાગે તમને ભોય આમને કેમ લઈ લેવા પછી બહુ માન્ય નહીં ને ન જ લે કેમ લે એટલે બેઠા સારું ધૂન કરો એ બધા ધૂન કરી ચાર વાગ્યા બાપા કે ભાઈ હય વડતાલ દે હરે મહારાજ સદાનંદ સ્વામી અને મારા ગુરુ માયાતીતાનંદ સ્વામી આવ્યા છે લો જય સ્વામી નારાયણ હું જાઉં છું હારા છે એને કે સારું થાય છે અરે નવસારી પાસે મોરા ગામ છે ત્યાં કોળી પટેલિયાનો સત્સંગ છે થોડા વર્ષો પહેલાની વાત છે ત્યાં કોળી પટેલિયાની ડોસી માજી સવારે નવ વાગ્યે ચોક વાળે અને પોતાના ઘરના ચોકમાં બધા કાંકરા વીણે હલો હવે બધાએ કીધા માજી આ શું કરો છો આજે બપોરે બાર વાગે મને મારો મહારાજ તેડવા આવવાનો છે એટલે હું આ એને કાંકરા ન વાગે ને એટલે આ ફળિયું સાફ કરું છું હવે હરતા ફરતા માજી કોણ માને એટલે પણ જેવા બાર વાગ્યા ને દોષીમાં બેસી ગયા તા કીધું લ્યો જય સ્વામિનારાયણ આવ્યા છે હું જાઉં છું સારા છે સારું દેખાય છે હમણાં જો આ સમય સદવી ગયા વાંચો એમાં હજી તાજો આ વખતના મહિનાના અંકમાં પ્રસંગ લખ્યો છે નાની મોણ પરીના ગોકળભાઈ સતાસિયા એનો પ્રસંગ છે આજ આ અંક એક મહિના પેલાની વાત એ ચાર અગિયાર ચોથી તારીખ ચાર અગિયાર ને બે હાજર ની વાત અત્યારે ડિસેમ્બર છે ને નવેમ્બર ની વાત દિવાળી પછી છઠ દિવસે બાપા ધામ માં ગયા પંચાણું વર્ષની ઉંમર ગોકળભાઈ સતાસિયા નખમાય રોગ નહીં હરતા ફરતા ચીભડા જેવા હાવ ચીબડા જેવા નરવું ચીભડું હોય ને એવા પંચોતેર વર્ષે ભાઈ એ ભગવાનની મેહરબાની છે ને પંચોતેર એટલે પંચાણું વર્ષે પંચાણું વર્ષે નાઇન્ટી ફાઈવ વર્ષે હરતા ફરતા નખમાય રોગ નહીં એવા મોટા સંતો જુનાગઢ દેશના શાસ્ત્રી મહારાજ આ બધા સંતો સેવા સત્સંગ ને ભજન ને ભક્તિ હરતા ફરતા એકાદશી દિવસે મહારાજ આવ્યા તેડવા હાલો ગોકળ હું તમને તેડવા આવ્યો આ દિવાળી પેલાની વાત હલો ગોકળ બાપા એ શું કીધું હે આ તો આપડે ભક્તો સમજવા જેવું છે ગોકળ બાપા કે મહારાજ ભલું થયું તમે આવ્યા વાહ પ્રભુ પણ મહારાજ અત્યારે મોસમ હાલે છે છોકરા કોઈ નવરા નથી બધા ખેતરો માં છે આ ટાણે જરાક નવરા થાય મોસમ લઈ લે મગફળીનું આ બધું લઈ લે નવરા થાય મહારાજ મને એમ થાય કે કોકને એમ કહેવાનું થાય કે ડોહાને મરતા ન આવડ્યું એનો ભગવાન નહોતો ખમી એકતો પાંચ દી વહેલો મોડો આવે શું વાંધો હતો મહારાજ મારું એને તમારું બેનું મેણું રહી જશે મારે કે સારું ભગવાન પછી આવશે લો આખી ફ્લાઇટ પાછી એમને ખાલી ગઈ બાપા પછી છોકરા આવ્યા ઘે એટલે વાત કરી જોવા કીધું છે મહારાજ ને દસ પંદર દિવસ પછી મહારાજ આવો તો સારું દસ પંદર દિવસ બોલ્યા બાપા દસ પંદર દિવસ પછી તમે આવો મહારાજ તો છોકરા બધું કામ પતાવી દે પછી બધા મોસ્ટું કામ પતી જાય પછી આવો તો સારું એટલે મહારાજે કીધું સારું એટલે કામ પતાવી દો જલ્દી અને બાપા તો પછી તાજ ભક્ત હવે તો તૈયાર છે એમાં બાર દિવસ ગયા એટલે પછી દિવાળી પેલા દર્શન થતા એકાદશી પછી છઠ નો દાડો થયો ચોથી તારીખ ને આઠ બધા બેઠા છે મહારાજ આવ્યા ગોકળ બાપા કે લ્યો આ બાર મે મારો પ્રભુ આવ્યો છે લ્યો જય સ્વામિનારાયણ હું જાઉં છું ભાગ બાપા સારા હોય છે એનું સારું થાય છે પણ ક્યાંક ક્યાંક આવું થાય છે એ તમે જોયું છે આપણને બહુ ઈચ્છા હોય આપણને અંદર એવી અપેક્ષા પણ હોય કે આવા ભક્તથી જાશે ત્યારે તો શું શું થશે ત્યારે હાઉ ગોટો મળી જાય કા કોમામાં મૂર્છામાં બેભાન થઈને કા કોઈ લવાઝંખા કરતા કરતા બબડતા બબડતા કે કંઈક આવી રીતે વૈયા જાય કાંઈ એવી માંદગીમાં પીડાય કે તમે જોઈ ન શકો એટલે ત્યારે એમ થાય કે આવા સારા ભગત અને એની આવી દશા કેમ થઈ ભાઈ અને કોઈ સાવ કઈ ન હોય બહુ એવો ને ભગત હોય પણ એવું આપણને વિશ્વાસ ના આવે કે આનું આવું બધું થાય એ બોલતો ચાલતો ખબરદાર આખા ગામ ભેળું કરી જાય બધા બધાના હાથ ના પાણી વાણી પી લાડવા આપડા જમીન નિરાય તો જાય બધા એ યાદ થાય ખંભાત બે વર્ષ પેલાની વાત છે એમાં ત્યાં એક બ્રહ્મભટ છોકરો એ લગભગ અત્ર અઢાર વીસ વર્ષ નો હતો મંદિર માં આવે કીર્તનો બોલે પછી પોતા કરે ને વાળા ચોલે ખંભાતનું જબરેશ્વર કરે હા બાળા ભોળા ઓછી એને કોણ માને કે આ ભગવાન ના માં આવી રીતે જાય ઓછ બુદ્ધિ ઓછી બીજું કઈ સાધન નહીં એ વાળે ચોલે આવું કરે અને હાવ મંદ બુદ્ધિ થોડી બધી એવી અને જુવાન છોકરો ઘરે ગયો એની બા કે બા કાલે મારે નવ વાગે ધામ માં જ આવ્યું છે કોણ માને કારણ કે અકલ ઓછી હોય પાછા લઠબૂત બઉ શરીર ના હોય જોઈ જ બુદ્ધિ ઓછી હોય શરીર ના લઠ્ઠ હોય પાછા ગાંડા માણસ બહુ મજબૂત હોય એનર્જી બીજે જાય નહીં એટલે આગે મા કાલે મહારાજ કઈ ગયા છે હું કાલે ત્યાં નવ વાગે તેડવા આવીશ એટલે હું નવ વાગે ધામ માં જવાનું છો હસી હવે બે લવારી કરતો હવે કોઈ કેતો ખોટું દેખા કાંઈ નહીં તો છોકરો તો ભજન કર્યો સવારે નવ વાગ્યા તૈયાર થઈને માળા કરીને બધા ઘરે જ બેઠો હતો નવ થઈ ગયા નવ થઈ ગયા કાંઈ ગયો નહીં નવ વાગ્યા જવું કોઈ આવ્યું એવા લવરી નકામો કરતો કોક ને ખબર પડે તો આપણને શું કી ડબડબું કરતો હતો તો કે એવું નથી ખબર પડે નહીં ને હવે કાંઈ મહારાજ આવ્યા તો મહારાજે મને કીધું કે છોકરા આજે પૂનમ છે વડતાલ હજારો માણસો આવ્યા છે મારે બધાની પ્રાર્થના અને કોઈના સુખ દુઃખ બધું મારે સાંભળવા ઊભું રહેવું પડે એટલે હું વરતાળ રોકાયેલો છું રોકાયેલો છું એટલે વળતા ચાર વાગે તને લેતો જઈશ તો ત્યાં સુધી તું ભાઈ ભજન કરે હું ચાર વાગે જવાનો છું હવે પછી નવ વાગેનું ફેલ છે ચાર વાગે માને કોણ પણ વડતાળથી ચાર વાગે મારો હજાર પ્રભુ પાછા વળ્યા અને છોકરાએ કીધું બા આ મહારાજ આવ્યા લે જે સ્વામી નારાયણ છોકરો કોઈ માને નહી કોણ માને સ્વામી આ વાત સાંભળીએ તો એમ થાય કે આ કેમ આમ જાય અને જે આમ બડકમદાર રીતે વજન કર્યું હોય બિચારા રીબાઈ રીબાઈ પથારીમાં ઠુંઆ નીકળી જાય અને છેલ્લે જાય તો બેભાન કેટલાય દિવસો સુધી આપણે જડી હે કેમ આવતું ઘણું એ બે કમ્પેરિઝનના કેટલા હરિભક્તો છે મારા મગજમાં લિસ્ટ છે આખું પણ એ બોલું તો કોઈનું મન દુખાય કારણ કે સમજતા ન આવડે તો પછી એને નકાવ મારા પ્રત્યે ઓલું થઈ જાય હું તો એને સારી રીતે જ વાત કર આમાં શું છે એ પણ એવું આપણને થઈ જાય કે આડો આનું આમ કેમ અને આનું આમ કેમ કેવો મહત્વનો પ્રશ્ન છે એ આપણા માટે જીવનનો ઉપયોગી છે કે આવું કેમ થાય છે શ્રીજી મહારાજે કહ્યું કે દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર અને દીક્ષા આઠ છે એ જેવો જોગ થાય એવી બુદ્ધિ થાય એક બીજો મુદ્દો કીધો કે આવું જે થાય છે અંતકાળે એ અવસ્થા અને યુગ ધર્મને લીધે થાય છે અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા અને રોગી અવસ્થા એ નહીં પણ જાગ્રત સ્વપ્ન અને સુશુપ્તિ એ અવસ્થા જો અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો બોલતો ચાલતો ખબરદાર થકો દેહ પડે અને જો અંતકાળે સ્વપ્ન અવસ્થા આવી જાય तो कई लवाजा करते करते देह मुकी दिए जो अंत काले सुप्ति अवस्था आई जाए तो सुनमून रही घेन मन घेन में कोम देह पड़ी जाए अवस्था ने लीधे अंत काले दीज धर्म भगवानी माया से माया प्रेरा थका जीवना हृदय में चार युग सतयुग वगैरह वार फरती आताज हो चौबीस कलाक आता है एम जो अंत काले सतयुग आ तो मृत्यु बहुत शोभ है અને જો અંતકાળે ત્રેતા ને દ્વાપર યુગ નો ધર્મ આવી ગયો જીવના હૃદયમાં તો થોડું ઓછું શોભે અને જો કલ યુગ નો આવી ગયો તો મૃત્યુ અતિશય ભૂંડું દેખાય માટે યુગ ધર્મ સમજાઈ ગયું સમજાય ગયું પણ પ્રશ્ન થાય માવતર કે આ હારાને યુગ ધર્મ નડે છે આને કેમ આવ્યું ટાણે કેમ બધું યુગ ધર્મ આવી જાય છે અને ઓલો આગળ છોકરો કીધો એને ચોવીસ કલાક વહી ગઈ તો એને કેમ એ યુગ ધર્મ આડું આવ્યો નહીં અને જે આપણે સારા માહિના છે અને સારા છે એને જ ઈટાણે યુગ ધર્મ આવે છે અને કળયુગ આવી જાય છે કે તો આપણને તીરતા આવી જાય છે એને સુસુક્તિ આવી જાય છે એને જ સ્વપ્નાવસ્થા આવી જાય છે આવું કેમ થઈ જાય છે કારણ તો હોય ને કાંઈક કારણ તો હોય ને કંઈક કોઝ એન્ડ ઇફેક્ટ કાંઈક કારણ તો હોય ને એ કારણ થોડા થોડા સમજવા જેવા છે સારંગપુરના નવમાં વચના મર્તમાં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો મહારાજ આ જીવના હૃદયમાં ગુણ એટલે રજોગુણ તમો ગુણ એ ગુણ છે સત્વગુણ જયારે વર્તતો હોય ત્યારે જીવના હૃદયમાં સતયુગની પ્રવૃત્તિ હોય અને રજ સત્વગુણ ને રજોગુણ ભેળા વર્તતા હોય ત્યારે ત્રેતાની યુગની પ્રવૃત્તિ હોય અને જયારે રજોગુણ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જયારે કેવળ તમોગુણ વર્તતો હોય ત્યારે કળયુગની પ્રવૃત્તિ થતી હોય છે માટે ગુણે કરીને છે હવે સત્વગુણ હોય એટલે સતયુગ તો શાંતિ જ્ઞાન વિવેક સભાનતા જાગૃત અવસ્થા આ બધું વર્તે છે અને જો રજોગુણ આવી જાય તો ચંચળતા વિક્ષેપ વાસના મોહ મમતા એ બધી કંઈક આટીઘૂટી આવી જાય અને જો તમો ગુણ આવી જાય તો જડતા ઊં નિદ્રા તંદ્રા અને સુશુક્તિ આવી જાય પણ મુક્તાનંદ સ્વામી કેળો ન મેચો મુક્તાનંદ કે મહારાજ ગુણ જે છે એનું કારણ તો ગુણની પ્રવૃત્તિ શેને લીધે થાય છે વચનામ્રત માં બહુ જ કિંમતી કિંમતી પ્રશ્નો મુક્તાનંદ સ્વામીના છે સ્વયં પૂછેલા એ પ્રશ્નો જો કાઢી લ્યો ને તો વચનામ્રત ઘણું ફીકું પડી જાય એટલા માવતર બનીને મુક્તાનંદ સામે પ્રશ્નો કર્યા છે આપણા જેવાના ઉઠે નહીં એવા પ્રશ્નો એમણે કર્યા મુક્તાનંદ સામે ધન્ય છે ધન્ય છે ધન્ય છે મુક્તાનંદ સામે મહારાજે ગુણની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે મહારાજ કહે જેવા પૂર્વ કર્મ કર્યા હોય એને આધારે ગુણની પ્રવૃત્તિ થાય છે કારણ જોડ્યું કઈ કર્મ છે એટલે એવા ગુણ આવી જાય છે बहुत निरपराधी दृष्टि ऐसी बेलेंस कोशिश करा है जीवन में कोई रजोगुणी तमो गुणी तीव्र कर्म क्या गया है ये अंत काले प्रभाव दखाड़े भगत सारा रजोगुणी कर्म एट राग द्वेश ईर्षा छपंच कपट आ बाजी कई खेली छे अवश्य याद आए तमो गुणी कर्म शू जड़ता जीद क्रोध मन ये आदि कोई दुख अंत कामो गुण भगत सारा कोई संजोगे रजोग गुणी तमो गुणी तीव्र कर्म सत्संग में कर अंत कालै देखाय बिना कारण तो थो एक बीजु कारण भगत सारा પણ એમણે ક્યાંક ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે જાણીએ જાણે એને કંઈક ભગવાનના ભક્તનો એને દ્રોહ કર્યો છે અંતકાળે એને નડે છે ભગવાનના ભક્તનો જ નહીં બહુ ધ્યાનથી સાંભળજો સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એની જાતે જે તોડફેડ કરે મરોડ કરે અને શ્રીજીને રુચિ વિરુદ્ધ કાંઈક જુદું જુદું જો કરે દ્રોહ એ અવશ્ય અંત કાળે એને દુઃખ આપે છે પણ એક વાત કહીને મહારાજ પેલો મુદ્દો કે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા એ આઠ છે એમાંથી જેવો જોગ થઈ જાય એવી બુદ્ધિ થઈ જાય એટલે શું ભગત સારા છે પણ હવે એ જ ટાણે મરવા ટાણે એને વ્યવહારની ક્યાંય એવી આંટી ઘૂંટી આવી ગઈ છે અને એમાં બાપાનો જીવ ગૂંચવાયો છે અને મનમાં પડી ગયું છે કે હવે મારા પીટા છોકરાઓ આનું શું કરશે આનું શું કરશે આનું શું કર્યું મારું માયનું નહીં આના આનાનું ન કર્યું આનું કર્યું આ મારી પાસે રોવે બોલી હોઉં મારી પાસે રોવે એ મનમાં જે ગુંચ ગરી ગઈ વિપરીત દેશકાળ ક્રિયાનો જોગ થઈ ગયો એટલે બુદ્ધિમાં એ આવી ગયું એટલે છેલ્લે સ્વપ્નાવસ્થા લવાઝંખા આનું થઈ મારું કોઈ માન્યું નહીં આમ છે તેમ છે ભગત સારા પણ મોત બગડી નાખ્યું પણ એ અત્યારે આવ્યું છે જેમ ભરતજીને અંતકાળે મૃગલું પ્રારબ્ધ રૂપિયાનું બેન મહારાજ વચનામૃત કીધું ને મુગલુ જે આવ્યું એ ભરતજી નું કઠિન પ્રારબ્ધ હતું કંઈક કઠિન પ્રારબ્ધ છે એ આવ્યું છે એટલે એ મૃત્યુને શોભવા દેતું નથી કાં પીડા આપે છે વ્યથા આપે છે આ છે બધું જે તમે દેખો છો જે માનતા તેવું ન રહ્યું અને આ થઈ ગયું ભગત સારા છે ભાઈ થઈ ગયું એમાં બીજા આપણે કરીએ શું પણ એ આવ્યું બિના કારણ ન હોય નહીં તો માયાપતી ભગવાન છે એ બધું હટાવી જ નાખે છે ને કેટલાય ને તો આના કેમ ન હટાવે પણ આ બધા કારણોને પરમેશ્વર ન્યાય આપે છે કે આને બધું કર્યું છે તો શું કરવું એટલે કઠિન પ્રારબ્ધ છે એટલે આવું કંઈક આડું આવે છે અને ભગત ગુંચવાય છે વ્યથા પીડા થાય છે પાંચમું કઠિન પ્રારબ્ધ ને લીધે એનું મૃત્યુ એવું થાય કે શોભે જ નહીં શું થાય અકસ્માત થઈ જાય રોડ અકસ્માત થઈ જાય કોઈ શસ્ત્ર વાગી જાય કપાય ને બે ટુકડા થઈ જાય રેલવેમાં જ પડી જાય ને બે ટુકડા થઈ જાય કોઈ પાણીમાં હલવા જાય ને ડૂબી જાય દિવાલ પડે ને દતાઈ જાય કોઈ સાફ કરડે ને મરી જાય વાળ સિંહ મળે ને ખાઈ જાય નહોતું થાય અરે અરે અરે અરે આવા ભગતનું પણ કઠિન પ્રારબ્ધ છે એટલે એવું થઈ ગયું છઠ્ઠું ભગત સારા છે પણ જીવનમાં જળતા છે પકડ્યું મૂકતા નથી આમ એટલે આમ જ એટલે સહજ જીવન નથી સમજતા ભગતનું નામ નહીં દઉં ઘણી ભગત બહુ સારા અને જડતા કોને કહેવાય એને કંઈ કંઈક ઝેરી જંતુ કવડી ગયું કાંઈ એટલે પરિવારના ભક્તોને બધા કે ભગત કાંઈક દબા કરાવે ના રે ના દબા શું કરે સામ નારાયણ સામ શું કરાવે આ જળતા છે ઔષધ કરવું આપણો ધર્મ છે સારું ન થવું એ ભગવાનના હાથમાં છે પણ ભગત કરાવવું પડે આ ઝેરી જંતુ આ બધું કરવું પડે તમને આ કાંઈ કરવું નથી ન કર્યું સોજા ચીડ્યા શરીરમાં આંચકીઓ આવી શરીર એવું ખેંચાય એવી રીતે પીડા થાય કોઈ ભક્તો જોઈ ના શક્યા આ હા હા આવા સારા હરિભગત આવી રીતે જલ્દી આને મારા લઈ જાય તો સારું પણ થોડી જળતા એટલે આખા જીવનમાં જે બહુ જળ છે કે જે શાસ્ત્રની વાતને પણ મારા જે પણ કીધું છે ભગવાને શ્રી કૃષ્ણએ કે અતિશાસ્ત્રની વિધીને છોડીને પણ જે તપ કરે છે ને એ મને માયલાને દુઃખ આપે છે મને માયલાને દુઃખ આપે છે તપ કરો પણ સમથિંગ કરો બધી વસ્તુનો વિવેક છે તો જો જડતા હોય અને સહજ જીવનમાં સહજ મૃત્યુ સ્વાભાવિક સહજ જીવન કોને કહેવાય ખાવા જેટલું ખાય ખાવા જેવું ખાય ખાવાના ટાઈમે ખાય ઊંઘવા ટાણે ઊંઘે ઊંઘવા જેટલું ઊંઘે વધારે હું ગઈ એ સહજ નહીં એ જળ કહેવાય અને ઓછું ઊં ગઈ એ જળ ગાંધીજી છે ને એ પેલા એક જગ્યાએ ક્યાં હતા દક્ષિણમાં ક્યાંક ગયા તો પછી શું કરે લખ લેખ જ કરે બધું બહુ હશે ડોહાને કામ કે ત્રણ વાગે ઉઠી જાય ને બે એક વાગ્યા સુધી ડળે રાતે બપોરે ખાલી બે દોઢ બે કલાક સૂવે મહાદેવભાઈ કાકા કાલલ કરે કીધું કે બાપુ આ ઠીક નથી હું પૂરતી લ્યો એટલે ગાંધીજી શું કીધું કે તો હું ગીતા ધર્મી નથી એમ તું મને સંભળાવે છે હા કે બાપુ એમ નથી કેતો તમે ગીતા ધર્મને ન્યાય આપો છો પણ થોડું સહજ તો હોવું જ જોઈએ આ સહજ નથી ગાંધીજી કે મારા માટે સહજ છે મને કોઈ તકલીફ પડતી નથી એટલે મને સહજ છે તો કે ના એ કુદરતી નથી પણ મેં તમારી સાથે બહુ માથાકૂટ નહીં કરું પણ થોડા દિવસ છે ને અઠવાડિયું તો સવારના પોરમાં ગાંધીજી ઉઠ્યા ને કોઈ દિવસ નહીં બાપુ ડોહો બોલે નહીં પણ એમણે સામેથી કીધું કે ડોક્ટર બોલાવો મને બીપીમાં તકલીફ છે ડોક્ટર આવ્યા બીપી તપાસ્યું દવા કરી સરખું થયું પ્રાર્થના સભા થઈને બાપુએ પહેલું પ્રવચનમાં પહેલો શબ્દ મૂક્યો માફ કરજો હું ગીતા નથી હું સહજ જીવન ચૂક્યો એનું આ પરિણામ છે માટે હું આજથી નિયમિત લેવાતી ઊંઘ જરૂર લઈશ એટલે સહજ જીવન છે ને એ આખો જેટલું જરૂરી છે તપ કરે પણ એમ સહજતાથી તપવે તૂટીને છૂથરા નીકળી જાય એવું ન કરે પણ ઘણી વાર તમે જુઓ ઘણા તપસ્વી હોય ને પછી શરીરની અવસ્થા થઈ જાય પણ એ વ્રત કરવા એટલે કરવા જ પછી કોઈ કે ભાઈ તમે હવે સહન કરો પણ તોય મૂકે નહીં કારણ કે એવું તપસ્વીનું બિરુદ વિયું જાય આ જે છે ને પછી જડતા આવી જાય કારણ કે કાંઈ નહીં કરીએ તો આપણને એમ કોણ કહેશે કે આ વિશિષ્ટ છે એટલે એ જડતા છે પછી એના પરિણામ તો આવે સ્વાભાવિક નથી એટલે છઠ્ઠું કારણ કે સાતમું જે થયું તે બાધિતા લીધે અંત આવું થાય છે બધું એને જગત ખોટું કરી નાખ્યું છે છતાંય એને ક્યાંય સ્ત્રી ક્યાંય સુરણા થાય ત્યારે બી જાય મને કઈ રખે બંધન નહીં હોય ને જે મારી નાખેલા શત્રુઓથી પણ જયારે ઊંઘમાં સ્વપ્નમાં બેઠો થઈ જાય મારો મારો ત્યાં કોઈ છે નહીં એમ આ ભક્ત એ જીવનમાં કામ કરો લો મો સ્ત્રી દ્રવ્ય ધનાદિક પદાર્થોની સાથે એટલી લડાઈ લીધી છે એ લડાઈના જે પાસ લાગ્યા છે બધું જગતને કાપીને ખોટું કરી નાખ્યું છે પણ જયારે અચાનક એવું થાય છે ત્યારે એમ થાય છે કે આ મને હજી વળગ્યું તો નહીં હોય ને એમાં જે એને લવાઝંખા થાય છે એટલે ન બોલવા જેવું બરલે અને ક્યારેક ભગવાન સિવાય પણ આ નકારાત્મક વાત આવે અને એમાં સ્ત્રી આદિકનું પણ નામ બોલાઈ જાય હોય માં હોય બાપ એવું પણ બરલે ત્યારે મહારાજ કે જો ભગત નક્કી છે પણ જો બાધિતાની વૃત્તિને ન સમજતો હોય તો નિર્મોહી ભગત છતાં કોઈને જોઈને અવગુણ આવી જાય એવું થઈ જાય પણ કારણ શું છે બાધિતાનું વૃત્તિ પણ એ વૃત્તિ છે બાધિતાની વૃત્તિ એટલે કાગળ હોય ને તમે સળગાવી નાખો તો વંચાય ખરો તમે કાથીની સિંદરી હોય ને સળગાવી દો પણ આખી આખી લાગે પણ પછી દોરડાના કામમાં આવે ને તો ભૂકો થઈ જાય એમ આને બધું આમ વ્યવહાર બધો છે ક્રિયા બધી થાય છે પણ કાંઈ સંસાર એને બંધન કરતો નથી અંદર તો ખોટું થઈ ગયું છે હવે એ તો કોણ જાણે મળતી વખતે કોઈ એમ કે ક્યાં ગઈ ક્યાં છોકરો ક્યાં પૈસો હોય બાપા હોય માડી તો આપડે બધામાં કઈ બાધિંદાની વૃત્તિ લેશું એ તો બાધિતાની વૃત્તિ છે એ તો એક ભગવાન અને ભગત બે જ જાણે આપણે ગુણ લેવો આપણે એમ સમજવું બાધિંદાની વૃત્તિ છે પણ નક્કી હરિભક્ત હોય તો એ નિ ભગવાનને એ ભક્તને ચોખ્ખો કરવો છે દેહાશક્તિ ટાળીને એના ઉપર એટલું વાળ છે ને આને વિચારે ભલે થોડું દુઃખ આપવું પણ એને શેકીને ચોખ્ખો કરવો છે એટલે આપણે કોઈ કોઈ ભક્તો હોય ને જો આ મુકેશભાઈને ઉનડ બિપિનભાઈ ઉનાડકડ છે એમના બા હતા એ દવાખાને હતા તો મહારાજે ત્યાં એને દર્શન દીધા બાને અને વખતે સંતો ત્યાં માધવૃષ્ણાઈને બધા એમને ઘેરે ઉતારો ત્યાં મુંબઈમાં હોય ત્યાં હોય ત્યાં બેઠા બેઠા એ છોકરાઓને બધી ચિંતા કરાવેલા કે સંતો ના આપજો સંતો ના આપજો સેવા બરાબર કરજો મારી કાંઈ તમે બહુ ઊભાધી કરતા નહીં હું તો એ મારે ભજન કરું છું પણ એમાં એમના દીકરી એમના ઘર છોકરાની બહુ મુકેશભાઈના ઘરના એ ત્યાં હતા તો એમણે કીધું બેટા હા મારા જ દર્શન દીધા છે અને મારા જ એટલું બોલ્યા હવે જીવ ચોખ્ખો થઈ ગયો છે જોયું ચોખ્ખા કરવા માટે દેહાશતી આ જીવને ખોપારી જેટલી ખીચડી ખાઈને ત્યાં સુધી કોઈને મરવું નથી ખોપારી જેટલી ખીચડી ખાઈને ત્યાં સુધી કોઈને મરવું નથી છોકરાના છોકરા એના છોકરા એના છોકરાને ઘોડે ચડતો જોઈ જોવું પછી આવે પછી ઓલા બધા બૈરા હોય ને બધા વેડા થઈને જો છોકરાનું મોઢું અસલ દાદા જેવું દાદા જેવું ને દાદો જ છે દાદા જેવું નથી આ દાદા જ છે પણ એને ચોખો કરવો છે એટલે ભગવાન એને પીડા આપે છે અને દેહ દેહ માંથી કોઈને જલ્દી તૂટે નહીં પણ એટલો બધો દેહ કન્નડે ને પછી એમ થાય હવે આ છોડી દે તો હવે આ ખોખું છૂટી જાય તો હારું દેહાશક્તિ તોડાવવા મમતા તોડાવવા રાગ મીટાવવા ભગવાન એને ચોખ્ખો કરવા માટે કષ્ટ પણ આપે છે અને નવમું કારણ ભક્તય ભગવાન પાસે માગ્યું હોય હે ભગવાન દેવું હોય એટલું દુઃખ દેજે પણ બીજી વાર મારા પેટમાં નાખતો નહીં જવા દેતો નહી તારા ચરણ ની સેવામાં રાખજે સહી લેવા માટે તૈયાર છું થાજે ખબરદાર પણ મોઢામાંથી ઊંકારો નહીં બોલું પણ મને બીજી વાર ભઠ્ઠામાં નાખતો નહીં હવે આપણને શું ખબર છે મહેન્દ્રભાઈ સેલ જો એમની શોખ શ્રદ્ધાંજલિ સભા થઈ ત્યારે એમાં કોણ બોલ્યું એ ભાઈ ભાઈ હરિભક્ત નામ બોલ્યું કે એમણે કીધુંભાઈ હરિકા કેવું હોય પણ તમારા ચરણ માં રાખજો માગ્યું હોય કોઈ ભક્તો ભગવાન ને ભક્ત જાણે છે આપણે કઈ જાણતા નથી એટલે પણ આ બધી વસ્તુઓ દેખાય છે છેલ્લું કારણ દસમું ભક્ત ની ઈચ્છા જ હોય કે મારે ચૂપચાપ વયું જવું છે અને ક્યાંક ભગવાનની પણ ઈચ્છા હોય કે આને ચૂપચાપ લઈ જવો છે એટલે વિક્ષેપ કોઈ ના થાય એટલે ચૂપચાપ લઈ જાય છે અમુક ભક્તો એવા હોય એ જેવા બાળા ભોળા હોય એ તમારે જાહેરાત કરે તો એની પાસે ટોળે ભળવાના જ કોઈ એ તમે આશીર્વાદ દિયો મારું કામ કરો તમે થોડાક વખત રહી જાવ બે પાંચ વર્ષ સત્સંગમાં બે હો આ બ્રહ્મભટ ની વાત કરીએ બાળકો એને બધા ભેડા થઈને એમ કે ના ના તમે પાંચ વર્ષ સત્સંગમાં રહ્યો તો સુખ આવે કોણ કેવાનું ત્યાં ભગવાન ખુલ્લે દિલેથી એની સાથે વ્યવહાર કરે છે પણ અમુક જગ્યાએ મૌન સેવી જાય છે કે આમાં આનું હિત છે બીજાનું પણ હિત છે એમ ચૂપચાપ પછી એને લઈ જાય છે ના આ વિક્ષેપ થાય ભગત ની બીજા આવીને એને વિક્ષોપ ઉભો કરે ના અને ક્યાંક ભક્તની જ ઈચ્છા હોય કે મારા મને ચૂપચાપ લઈ જાયજો મારે આમાં બીજે કાંઈ બહુ કંઈ પડવું નથી આટલા કારણો તો મેં કયા પણ જેટલા મનમાં ન આવે સમજવામાં ન આવે એવા અગણિત કારણો હોઈ શકે છે જેને લીધે જેમાં સારા પણ કારણ હોય એના કુલ ત્રણ વિવરણ કહી દઉં એક પછી ભલે સો કારણ હશે આ ત્રણ હશે એક ક્યાંક ભક્તની કચાશ એની નિષ્ઠામાં શ્રદ્ધામાં ભક્તિમાં કાં કોઈ જગતની વાસમાં यी कचाश एम पी सैकड़ों कारण आई सके बीजू क्या भक्त संप्रदाय सिद्धांत द्रोह करो है क्या कोई भक्त अपराध करो अपराधनु कारण तीजु कारण भगवान की ज्छा है कि निर्मल करवो समे क्या भक्त की मगणी है त्र कारणों बदा साम ले लारणों सर अंत काले सारों होता सारूँ देखात नहीं તો ભાઈ જે સારા નથી બહુ અને એનું સારું દેખાય છે એનું શું કારણ એનાય કારણો છે એક બઉ આપણને સાદો લાગે છે ને પણ એનું પેલું કારણ એ છે સહજ જીવન અને ભોળે ભાવે ભગવાન ની મંદિરની જે થાય બધી તૂટી મરે સેવા સમર્પણ હો રૂપિયા આવ્યો ઘા કરીને દઈ દે મારું જે થવું હોય થાય ભગવાનને સાદું નર્તે વાપરો હું તો ભૂચો હુઈ જાય હવે આવા કેમ પછી ન જાય આપણે તો 5 લાખ દબાવીને પછી હવા રૂપિયાનો થાળ કરી એ પાછી લાડોડીને આમ જોઈ કેટલી દીધી ખોલી ચોખા ગીની છે કે વેજીટેબલ એટલે ભોળે ભાવે જેને દિવ્ય ભાવથી જેને સત્સંગની સેવા કરી છે સંતોમાં ભક્તોમાં શુદ્ધ ભાવ રાખ્યો છે અને ભોળે ભાવે જેને સમર્પણ કર્યું છે અને ભગવાન ભજન કર્યું છે એવો દેખાય સીધો સાધો પણ કામ કરી ગયો થોડું દિલ છે ને બીજું નિરઅરાધી જીવન છે કોઈને દુખ્યા નથી કોઈનો અપરાધ લીધો નથી સંપ્રદાયનો બીજાનો ગ્રોહ શું એ બિચારો કઈ કરવાનો છે એનું મોટું જમા પાસું છે ત્રીજું કારણ છેલ્લે છેલ્લે ભાઈ સામાન્ય લાગતો પણ છેલ્લે છેલ્લે એ એવો પાછો વળી જાય કે ભગવાન સિવાય બેમાંથી વૃત્તિ સંકેલી લે તો લાગતો તો સાવ ને સામાન્ય રોડ લાગતો તો કામ કરી ગયો પૂજા પાઠ જેટલા થાય એટલે કરવા સંતો આવે પણ છે અચાનકો બધું સંકેત લીધો ક્યાંય વ્યવહારમાં ક્યાંય ચિત્ત નહીં બસ ભજન ને માળા ભજન ને માળા પેલા બધા કે ભાઈ તમે આમ હવે ધામમાં જવું છે લ્યો કેવરો વાત લેવાને કોઈ માને એટલે અમે અહીંયા આખો દી મંદિરના ઢેડી ઢેડીને રહી અને તે અઠાવન વર્ષ સુધી બધા બળદના પૂજડા ઉમેર્યા અને હવે ભગત થઈ ગયો અને હવે તું વાતું કરવું છે ને એક મહિનો રહ્યો ત્યારે ઘરના બધાને કહી દીધું જે કાંઈ લગ્નના વ્યવહાર પતા પતા દેજો આપણે વ્યૂ જાઉં છું કોણ માને કોણ પણ હવે એવી પાછી વૃત્તિ વાળી લીધી અને એવો બળથી જોડાઈ ગયો ભગવાન વસ્ત થઈ શ્રીજી મહારાજે વચનામ્રતમાં કીધું છેલ્લી ઘડીએ પણ જો એક ઘડીમાં પણ જો જીવ ભગવાનમાં જોડાઈ જાય તો ભેડો પાર થઈ જાય ત્યારે પાછી વૃત્તિવાળીને એ બહુ જોડાઈ ગયા ખરેખર એને એ હાર્ટનો એટેક થયો દવાખાને લઈ જવાનું કીધું જવાનું નથી મને મહારાજ હમણાં તેડવા આવવાના છે અને તમે ગંભીર દવા કરો હું રહેવાનો જ નથી તોય લઈ ગયા તોય એ બધા આગા પાછા થયા ત્યાં ઘરનાને કે કામળો પાત્ર બેસ લ્યો જો મહારાજ આવ્યા છે જય સ્વામી નારાજ હું જાઉં છું ભાઈ ગયા પણ પાછી વૃત્તિ એકદમ વળી ગઈ ચોથું કારણ કોઈક સાવ સામાન્ય લાગે પણ એક કઈક ઋણા બંધને લીધે આ જન્મગ્રહો છે કઈક થોડીક વાસના રહી ગઈ છે એટલું પૂરું કરવા માટે જ આવ્યા છે સાધના તો પૂરી બહુ કરી લીધી છે એને કાંઈ બાકી નથી પણ હવે ક્યાંક ક્યાંક આ વડલા વડવાઈ જેવું હોય ચોંટી ગયું હોય એના માટે પાછા આવ્યા છે એ જ પ્રવૃત્તિમાં રસ દેખાય આપણને એમ થાય કે આ તો આવો છે પણ હવે એટલું જ કરવા આવ્યો છે બાકી તેને બધું પૂરું કરી નાખ્યું છે જામનગરમાં પ્રેમજી સુથાર એનો છોકરો હતો અઢાર વર્ષ એનું નામ પરસોત્તમ મહાપુરુષદાસજી આપણે જેની વાત કરીએ છીએ ને એ મહાપુરદાસ સ્વામી ગોપાળાશૈન ગુણાતીતા બેની જેમને ગુરુભાવ એવા એ શિષ્ય મહાપુરજી સ્વામી એ જામનગર આવ્યા મંદિરે બેઠાએ છે પ્રેમજી સુથાર એમનો છોકરો અને ભીમજીભાઈ કવિ એ ત્રણેય એમ દર્શને આવ્યા બરોબર છોકરો પ્રેમજીએ પરસોમે દંડવત કરી ને એટલે આમ જોઈ રહ્યા આ તો નહીં થવાનું બધું ભાડે આ ભાભા તો શું તા એ તો જોવો તમે આમ જોઈને કે આવ્યો આવ્યો વાસનિક આગો પાછો મારા છોકરા સામે છે આમ સામે શું કીધું કે વાસનિક વાસનિક આવ્યો એટલે સામી કે છે ને સાધુ હતો સાધુ હતો આગલા જન્મ પણ માળાને બૈરાના ગીત ને લગ્નના ગીત ને લગ્નનો તાશેરો એ જોવાની બહુ રહી ગઈ એને એટલે એ પૂરું કરવા આવ્યો છે ઓલા પ્રેમજી સુથારી કે હા મા બાપ આ વાત હાચી ક્યાંક લગ્ન હોય ને તો તરત ગાડું લઈને પહોંચી જાય બૈરા એના ગાડામાં જ બેસાડે લગ્નના ગીત કાનથી સાંભળે ધ્યાન થયો અને એવો ડોલે કે અને કોઈને ત્યાં માંડવો હોય આમંત્રણ હોય કે ન હોય ત્યાં પહોંચી જ જાય અને બૈરાના ઘેરાને સામે બે લગ્ન ગીત સાંભળે તો હા એ પૂરું જ કરે એને બૈરાઓ છે એના ગીત સાંભળવા છે લગ્નના તાશેરા ગીત સાંભળવા સાટુ સાધુ આવ્યો છે એટલે એ તમારે જ કરશે તો કે મારા દોડી દોડીને પહોંચી જાય કે બધી આમંત્રણ ન હોય તો ગાડુ લઈને પહોંચી જાય હવ ની મર જ બેસાડે બેહો અને લગ્નના ગીત ગાઓ કે હવે આને કોણ ક્યાં ભગત છે એમ કે હોય એટલે સ્વામી એને ભલામણ કરી જો આના તમે હગાઈ કરી નાખી છે પણ લગ્ન કરતા નહીં આ વયો જ આવવાનો છે આને પૂરું થઈ જાય છે ને હવે બધા લગ્ન ગીત ના તાલ માછીન મા ફેરાન ફરતા ઢોળકડા સાંભળીને જોઈ લે એટલે આ વયો જાય એટલે તો લગ્ન કરતો ને કે ઓલી બિચારી રખડી પડશે ભલે એમ મા બાપ એમાં વેવાય તાણીતો કરીએ કે ઓણ સાઈ પરણાવી દઈએ તો આ કે ના ના હમણાં રેવાય દો સામે ના પાડી તી ને હમણાં રેવાય દો ને એમાં બાળ દીધી ગયા તો એ ક્યાંક ખેતર વાડીએ ગયો છે ને એમાં વીંછી કરી દો લઈ આવ્યા ઘેરે દવા ઔષધ ઉપચાર કરે આ ક્યારે રેવા દો કઈ કરવા નથી કરવી પડે કરો થોડી વાર છે એટલે પાછું બધી આવું ના હોય પાછું તમે પાછું હા તમે પછી કોઈ એવો લટ્ટું ભાળી જાવ તો બહાર પાસે ફરતો હોય તો કઈ પૂરું કરવા આવ્યો છે એમ ના માને આવ્યા પછી એ તો પછી કોક જ હોય રેર કેસ ની વાત છે પછી આ તો બધા મુક્તો જ છે એમ લાગત નો હોય ભાઈ એ તો ઓળખવું પડે ઓળખવાની વાત છે અને છેલ્લી વાત છે કે દેખાય છે સીધો સાદો પણ એમણે ક્યાંક એવા ભગવાન ભક્ત કોઈ સંતની એ મોટી સેવા કરી લીધી છે ભગવાનના ધામમાં જાય છે આવા પાંચ કારણો છે બીજા અનેક કારણો હોય શકે હવે એક વાત તો એ છે સ્પષ્ટ ભાઈ આપણા કઈ કર્મનો પાર નથી શું શું બધા બધા હવહ જાણે છે અને કોને એમ ન હોય કે મંગલ મૃત્યુ સુખદ મૃત્યુ હોય હવને ઈચ્છા હોય ને જો એવી ઈચ્છા હોય ને તો આટલું કરવું ઈચ્છા છે સૌ ને સુખદ મંગલ મૃત્યુ હે આપણે આમ બધા કઈ વ્યા જાય કઈ ન વ્યા જાય તો સારી રીતે જાય હવને હોય એમ ઠરડાઈ જાય એમ જવાનું તો કોને ગમે પણ હોય તો આટલું કરવું પેલું એક સત્સંગ જે નિયમ છે મર્યાદા છે એમાં ખબરદાર થઈને રહેવું સુખે જવું હોય તો હવે સમજ્યા ત્યાંથી હવા ખબરદાર થઈને રહેવું બીજું કમાવું નીતિથી રેવું રીતિથી પ્રભુ ભજવા પ્રીતિથી નીતિમાં તમે ગોટાળા કરો પછી કયો મહારાજના તેડા આવી જાય હા છોકરાઓને લાખ કરોડ માં ઉડાવી દો પાડોશી હુડાઈ દો કાકા બાપા ને હુંડાયું એનું બધું આડાવડું કરીને પ્રભુ ભજવા પ્રીતિ થી દેખાડો કરવા માટે માળા ન લે કોક ભાડે એટલે હડપદી માળા ગમતી ગોતી નામાં કરવા એ ભજન ના કહેવાય ખરા દિલથી પ્રેમથી ભગવાન ને સ્મરણ કરવું કોઈ ભાડે એમ ભજન કરવું અને ભગવાનને રાજી કરવા માટે ભજન કરવું તો બેડો પાર થઈ જાય ત્રીજું જીવ આંખ જીભ અને કાન ત્રણને પવિત્ર રાખવો આંખને પરસ્ત્રીમાં અભડાવવી નહીં જીભને જેવું ન ખાવા જેવું ન પીવા જેવું એમાં ક્યારેય અભડાવવી નહીં અને કાનને કોઈની નિંદા કૂતલી દવણ ગવડું આ એમાં બધા કાનને અભડાવવા નહીં ત્રણ ચોથું જેટલો થાય એટલો સત્સંગ કરવો કુસંગ કરવો નહીં કુસંગ બગાડી નાખ પાંચમું થાય એટલી સેવા કરવી કુસેવા ન કરવી કુસેવા ગુણાતિત સામે કે શું કોઈના દ્રોહ અવગુણ અભાવ આ તે બધું જે કરવું એ કુસેવા છે સત્સંગની સંપ્રદાય એ ન કરવું છઠ્ઠું રાગ દેશ ઈર્ષા છળ કપંટ પ્રપંચ એનો બધો ત્યાગ કરીને નિખાલસપણે જીવન જીવવું પડદા ને કપટ ને આ બધી વાતો ભગવાન નિખાલસપણે જીવન જીવવું આ બધા પ્રપંચ છોડવા સારું મોત ઇચ્છતા હોય સારી ગતિ ઈચ્છતા હોય તો સાતમું કોઈનું પણ સારું થાય ને ત્યારે રાજી થવું પણ બળવું જળવું નહીં જો આ બધા કામના છો નહી હગા ભાઈનું હારું થાય ને તો એવું બિચાર તણી થી ઊંઘ ના આવે ઈ ગાડી વાળો થઈ ગયો અમારે પંખા વગર નહીકલ પંખા વગર નહીં એને ગાડીયું ફરે રાતે ઉઠીને એના વ્હીલમાં જઈને પંક્ચર પાડી આવે છોકરાને મોકલે જાતો વાલ કાઢી નાખતો જાતો જાતો આવા કર્યો તમે બધા જાણતા હો બધા એવા બરોબર છોકરાને જોવા આવ્યા હોય ને ત્યાંથી નીકળે મહેમાન બેઠા હોય ઢોલિયા ઢાળ્યા હોય મોરલા છાપા હોય ઓશિકા બાલ મશુરિયા મૂક્યા હોય કોકર માગીને રેડિયા મૂક્યા હોય ટેબલ મૂકી હોય ન હોય ત્યારે પાછું માછી શેકેલો લાઈન મૂક્યો હોય ફોફાળી મૂકી હોય હુડી મૂકી હોય આમ તાલ મશુરિયા કર્યું બધું માગેલું છોકરા જે મૃત્યુ હોય ને દેખાડી ને ત્યાં ઓયલું આવે હાથમાં લાકડી લઈ હું સે પટેલ આ બધું આ અમારા મોટા છોકરા ને જોવા આવ્યા છે મેમાં જાળિયા થી આવ્યા છે એમ આ મોટા છોકરા વાય આવે એને આનું ગોઠવા તું આના ફાધર નું શું હવે એનો ઈલાજ એ નહી કઈ પછી હવે નથી વાય આવતી બોલો કઈ વિયોગ્યુ શું કરવું વાય એવી વસ્તુ છે તમે કયો ત્યારે નિદાન નો થાય ચેકિંગ કઈ નો થાય ડોક્ટર ને ખબર ન પડે કઈ વાય નો આવે એમ નો તમને લોહી લઈ લે તમને વાય આવે છે કોઈ એનો કઈ ટેસ્ટ થાય આવે તે આવે હવે આને આવતી ન હોય પણ બોલો કઈ ઈલાજ શું એટલે કોઈનું સારું જોઈને બળવું જળવું નહીં નડવું નહીં આઠમું સંપ્રદાયનો સિદ્ધાંત મૂળ પુરુષો નો જે સિદ્ધાંત છે રુચિ છે એનો ક્યારેય તોરડ મરોડ કરીને ભંગ ન કરવો ભગવાનના જે અવતારો છે ભગવાનની છે એને ખંડન ન કરવા આ બધી વાત નિરપરાધી જીવન રાખવું નવમું જેટલું થાય એટલું તન મન ધનથી સત્સંગની સેવા કરી લેવી અને સત્સંગના ભક્તો સાધુઓ એને પોતાના સાચા સગા માનવા અઘુરું છે ઓ આ તો બધું લિસ્ટ બોલાય છે અઘરું છે આ કરવાનું છે અને દસમું પોતાના ઈષ્ટદેવ જે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એમાં પૂર્ણ નિષ્ઠા બળ અને મહાત્મ્ય શ્રદ્ધા રાખવી મારો ધણી બેઠો છે ને આવી નિષ્ઠા રાખ બળ રાખ એનું ભજનનું બળ રાખવું ભજનનું જોર રાખવું દસ અગિયારમું છેલ્લું ભગવાનને પ્રાર્થના કરવી હે ભગવાન અમને સંભાળી લેજે અંત રે સંભાળી લેજે સાંભળા ઇના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે ઉન્મત ગંગા તટ હો સબ સંત જન નિકટ હો નારાયણ ધૂન રટ હો जब प्राण तुम से निकले जब प्राण कंठ आवे कोई रोग न सतावे जब प्राण कंठ आवे कोई रोग ना सतावे यम दर्श न दिखावे जब प्राण तन से निकले तेरा नाम निकले मुख से मेरा प्राण निकले सुख से मेरा प्राण निकले सुख से तेरा नाम निकले मुख से बच जाऊं घोर दुख से जब प्राण तन से निकले उस वक्त जल्दी आना नहीं शाम भूल जाना उस वक्त जल्दी आना नहीं शाम भूल जाना बंसी की धून सुनाना જબ પ્રાણ તમસે નિકલ જબ પ્રાણ તમસે નિકલે શિર મો હો મુખડે પે કાલી લટ હો શિર મો રમુગટ હોખડે ધ્યાન મેરે ઘટ જબ પ્રાણ તન સે નિકલે બ્રહાનંદકી અરજી ખુદ ગર કૈ ગરજી બ્રહ્માનંદ અરજી ખુદ ગરજ કી હૈ ગરજી પ્રભુ આગે તુમરી મરજી જબ પ્રાણ તન સે નિકલે જબ પ્રાણતિક ભગવાન ની પ્રાર્થના આગે તુર મરવું અમારી તો આ ગરજ કીહે ગરજી અમારી ગરજ છે એની આ વાણી છે અને એની આ અરજી છે આગે પ્રભુ તમારી મરજી પણ આ વચનામ્રતમાં કહ્યું મહારાજ આવી રીતે પ્રાર્થના હોય કહા એ રીતે આગળ જીવ્યા હોય તો મહારાજ કે જે નક્કી હરિભક્ત છે એના કલ્યાણમાં કોઈ સંશય નથી આ વચનામ્રત પણ કહ્યું મહારાજ કે બોલતા ચાલતા ખબરદાર થકો દેહ મૂકે કે લવાઝંખા કરતો સુપ્તિમાં દેહ સ્વપ્નમાં મૂકે કે પછી શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ ભગવાનના ભક્તનો તો પરમ કલ્યાણ જ છે પણ કેવો નક્કી હરિભક્ત શબ્દ વાપરો છે આ સત્યોતેરમાં નક્કી જે હરિભક્ત છે એનું પરમ કલ્યાણ છે લોહાના ત્રીજા વચનામરમાં પણ મહારાજે કહ્યું કે પગ ઘસીને દેહ પડી જાય જે આવો ભક્ત છે ભગવાનનો મહિમાવાળો નિશી વાળો ને આવી રીતે રહેનારો એના દેહ અંતકાળે પગ ઘસીને પડે હે મહાવેદનાથી પડે વાઘ મળીને ખાઈ જાય સર્પ કરડે શસ્ત્ર વાગે કે પાણીમાં ડૂબીને મરી જાય પણ એવો જે ભગવાનનો ભક્ત છે એને તો ક્યારે અવળી ગતિ થતી નથી ગમે તે અપમૃત્યુથી મરે પણ એનું તો પરમ કલ્યાણ નિશ્ચય કલ્યાણ છે ને છે જેતલપુરમાં જોઈતા રામ એની પાછળ મહારાજ એવા જેતલપુર તો ભગવાન નું અંકિત થયેલું ધામ લાડથી જોઈતાની પાસે આવ્યા મહારાજ તો જોઈતા અરે મહારાજ પ્રભુ આવ્યા તો કે રસોઈ બનાવે અમારે જમવું છે ઓહો હો જ્ઞાનીઓ જ્ઞાનીઓનો ભગવાન ક્યારે ભૂખ્યો ન થાય અને ભક્તોનો ભગવાન ક્યારે ઢરાય નહીં જોઈતા બનાવે મારે જમવું છે જોઈ રસોઈ બનાવી મહારાજા જમાડ્યા જમા મુખવાસ આપ્યો ઢોલીએ બેઠા જોઈતારામ સામે બેઠા મહારાજ આજ્ઞા તો આજ્ઞા તો શું પણ હું તારા માટે આવ્યો છું બોલોને મહારાજ એક મહિનામાં આયુષવાહી દે મહિના છે તો તકલીફ પડી જાય હે બહુ મહારાજ બહુ સારું પણ જો હું કહેવાય એટલા માટે ધક્કો ખાધો છે કે તું બહાર જે ગામને બહાર પશ્ચિમ દિશામાં કૂવો છે ને ત્યાં તું નાવા રોજ જાય છે હા તું નાવા જઈશ ને અને પાવઠો છે ને તૂટી પડશે અને તું કૂવામાં પડીશ તને માથામાં વાગશે અને તારો દેહ પડશે આ તારો નિમિત્ત છે પણ જરાય ગભરાતો નહીં એ વખતે હું આવી જઈશ અને તને મારા ધામમાં લઈ જઈશ પણ જરાય ગભરાતો નહીં હું તને મહિના પછી એક્ઝેક્ટ મહિના પછી લઈ જાય હવે આવું આપણને કહી જાય ને તો નાવા જ ન જાય આ તો ના એજ રીતે જાય છે નિમિત્ત બદલી ના નાખવું જોઈએ તો સર્વ કરતા હર્તા છે તો બદલી કેવા ધક્કો ખાય છે પેટ્રોલ બગાડે છે અક્ષરધામથી આવવાનું તો નિમિત્ત ના ના બદલતા નથી બને ત્યાં સુધી નથી બદલતા એના બધા કારણો છે એક ગામ નામ ઠામ સહિતનું મને એવું ચરિત્ર વાંચવામાં આવ્યું હતું પછી મને યાદ આવ્યું કે કિંમતી છે પછી મેં બહુ ફાંફા માર્યા પણ મારું મને ઝીડ્યું નહીં મેં બહુ આંખણ ડોળા આમથી આમ ભેર્યા પણ મને ઝીડ્યું નહીં એટલે નામઠામ તમને નહીં આપી શકું પણ એ ચરિત્રનું આ છે કે એક ભગત બહુ સારા પણ એને આંચકી આવે આંચકી જ્યારે આવે ત્યારે તમે જોઈ ન શકો એવી પીડા થાય ને બધા હા હા હા હા ત્રાહીમાં પોકારી હરિભક્તો મંદિરમાં ક્યારે બેઠા ત્યાં આંચકી આવી જાય હરિભક્તો બિચારા દુઃખી દુઃખી થઈ જાય હવે એમાં એકવાર મંદિરમાં હતા પોઢે પ્રભુ થયું મંદિર ઠાકોરજી પોડ્યા બહાર નીકળ્યા ઓસરીમાં પહોંચ્યા અને ત્યાં જઈને આવ્યું અને ભગત ધરામ દડી ગયા એવું શરીર ખેંચાય એવી વેદના થયા હા હરિભક્તો બધા ત્યાં હનુમાનજી હોય ને ઓસરીમાં એ હનુમાનજી પાસે જઈને લઈ ગયા ઠાકોરજી પોડી ગયા હતા પાસે રાખી અને હરિભક્તો બધા ધૂંધ મીઠા કરવા સારા હરિભગત અને આ વિચારાને આ મહારાજ દરજ્જ હે મહારાજ એ આને સારું કરો મહારાજ સારું કરો એટલે ભગવાને શ્રીજી મહારાજને સામે સામે સામે ધૂન મીંડા કરવા ત્યાં હનુમાનજી પ્રગટ થયા આ બધા જોઈ ગયા જો કેવો પ્રગટ સત્સંગ છે હનુમાનજી આવીને બેઠા હનુમાનજી હરે મહારાજ ભાવ દયા કરી આ ભગતને આમ પણ આ દુઃખ જોયું જતું નથી હનુમાનજી કે હવે એને કાલે ધામમાં જવાનું છે કાલે શ્રીજી મહારાજ તેડવા આવશે એટલે સ્વસ્થ થાય ને એટલે કહી દેજો કાલે તેડી જાય છે પણ એક વાત છે એને કાલે એક દિવસમાં એકવીસ વાર આવા આંચકીના હુમલા હરિભક્ત હરિભગત ને ભાઈ તમે દયા કરો આ એકવીસ વાર એક નથી જોવો તો એમાં તમે એક દિવસમાં એકવીસ વાર હનુમાનજી કે એ તો આવશે પણ એનું કારણ શું કારણ એ છે ભગત સારા છે એમ ન થાય એને થોડા બહુ કાળા ધોળા કર્યા એમાં કોઈ બહુ બિચારા વિધવાનો કોઈ નિશાસા લાગી ગયા ને એનું આ દરજ છે એટલે એને ભોગવવું તો પડશે પણ મહારાજ તમે દયાળુ છો મહારાજ દયાળુ છે સજા આનંદ દયાળુ બળવંત બહુ નામ તમે હનુમાન દાદા દયાળુ છો તમે આવ્યા છો પણ એકવીસ વાર ન હોય માવતર આપણે જોઈ ન શકીએ કઈક દયા કરો કઈક કન્સેસન કરો આવ્યા છો તો મા બાપ કઈક દયા કરો તો હનુમાનજી કે સારું પંદર વાર આવશે જાઓ અરે મહારાજ પંદર વાર બહુ કહેવાય બહુ કહેવાય કંઈક ઓછું કરો આ તો દુકાન માંડી જાણે આપણે ભાવ ન ઉતરાવીએ સાતમી વાર પછી શ્રીજી મહારાજ આવશે અને એના ધામમાં તેડી જાય છે લઉં જાઉં છું જય સ્વામી નારાયણ કે હનુમાનજી મૂર્તિ મમાઈ ગયા નિમિત્ત કઈક એની પાછળનું કારણ હોય છે પણ એક વાત મહારાજામાં કરીને કે જે એવો ભક્ત છે એને સ્વપ્નને યોગ્ય રોગાધિકને યોગ્ય કરીને એને ઉપરથી પીડા જેવું દેખાય પણ એના અંતર મહત્વ એવા નક્કી જે હરિભક્ત છે એને પરમ આનંદ અને સુખ વર્તતું હોય છે એટલે દુઃખ હોય પણ દુઃખી ન હોય સાચો હરિભક્ત છે કારણ કે એને કાંઈ ખોટું કર્યું નથી અને અનન્ય ભાવે ભગવાન ભજ્યા છે અને સત્સંગના નીતિ રીતિ પ્રમાણે રહ્યા છે સત્સંગની તન મનથી ધનથી સેવા કરી છે નક્કી હરિભગત છે એટલે એને દુઃખ દેખાય દુખ હોય પણ દુખી ન હોય અંદરથી ભગવાનનો મહિમાનો સેવાનો જે બધો પ્રતાપ છે ને એ ભગવાનની મૂર્તિને સુખે સુખિયા હોય છે પણ જેણે અવળું કર્યું હોય અવળા કર્મ કર્યા હોય આગળ આપણે જે આગળ ગણાવ્યા તો જરૂરિયાત દુઃખ પણ હોય એને અને દુઃખી પણ થાય અને મર્યા પછી પણ મોક્ષની અંદર વિક્ષેપ પણ થાય ભગવાનની પ્રાપ્તિમાં પણ વિક્ષેપ થાય પણ જે પાક્કા છે ને નક્કી છે એને કલ્યાણમાં જરાય સંશય નથી નહીં તો ભક્તિ કર્યો નો અર્થ શું અંતકાળે તો બધા થઈ જાય જો ભક્તિ કરી ગઈ ક્યાં એટલે નિશ્ચય છે ભગવાનનો ભક્ત છે એને કલ્યાણમાં ગમે તે રીતે દેહ પડે તો કલ્યાણમાં સંશય નથી એક વાત તમે ધ્યાનથી સાંભળજો જરા મોઢું બગાડતા નહીં હું તમને વાત કહેવા આવું કબીર સાહેબ પણ તમે જરા એમ કેતા કબીર ના ક્યાંથી લઈ આવ્યા કારણ કે આપણે કબીર સાહેબ પ્રત્યે થોડું હોય એનું કારણ હવે તમને કહું હરિ ચરિત્રામાં સાગર છે મારે પછી એનો કળશ ને તરંગને એ બધું પૂર મને નથી પકડાણું પણ એ જો એ પાઠ કરતા હોય તો મને પણ ક્યારેક કહી દેજો નોંધ કરીને એમાં શ્રીજી મહારાજે આ કબીર વિશે બહુ સરસ વાત કરી છે શ્રીજી મહારાજે એમાં કહ્યું કે કબીર છે ને મૂળ કબીર તો બહુ સારા ભક્ત છે મૂળ કબીર પણ એના પછી જે બાર કબીર થયા છે પરંપરામાં એણે કબીરને નામે સાહિત્ય રચી રચીને અવતારોનું ખંડનને મૂર્તિઓનું ખંડન એ બધું કરીને એમાં ઘૂસાડી દીધું છે બાકી મૂળ કબીર એવા નથી પણ હવે બાર કબીર જે કબીર થયા પાછળ એમણે જે આ બધું બધું મૂર્તિનો અવતારોનું ખંડનને આ બધું જે નાખ્યું છે એ બધું કબીરને નામે જ ચડી ગયું એટલે વગોવાઈ મૂળ કબીર પણ છે બીજા કબીરોનું પરંપરાનું છે હવે એ ભાગ્યા કોઈ કરી ના શકીએ એટલે પછી મારે જે કીધું કબીરના નખાના એ બહુ વાંચવા સાંભળવા નહીં કારણ કે એમાં ભગવાનના અવતારોનો મહિમાનો મૂર્તિનો સાકાર ઉપાસનાનો ભક્તિભાનો એનું ખંડન થઈ જાય જીવ પછી અવળે રસ્તે ચડી જાય અને કલ્યાણના માર્ગેથી પડી જાય ઉપાસનાના માર્ગેથી પડી જાય એટલે હવે આપણે એમાંથી છેટું બાકી હવે ક્યાં આમાં આગું પાછું કરવાનું પણ તમને એની સાબિતી આપવું મેં થોડું એનું સાહિત્ય જે અભ્યાસ કર્યો આ નિમિત્ત પછી જોઈને એમાં મને જે મેળ્યું તમને કહું કે ના મૂળ કબીરની વાત મૂળ કબીરની બે ત્રણ વાતો તમને શું લખ્યું મૂળ કબીર મહાત્મા બેટા આપણે કઈ ને મૂળ કબીર તો છે મૂર્તિમાં માને નહીં અવતારો માને નહીં કબીર માને નહીં કબીરપંથીઓ માને અવતારોમાં મૂર્તિ પૂજામાં કઈ ન માને સાકાર સ્વરૂપમાં ન માને પણ આ કબીર સાહેબ શું લખે છે एक, एक राम दशरथ घेर बेटा एक राम घट घट में लेटा एक राम का सकल पसारा एक राम है सबसे न्यारा बद वराज पर स्वरूप दशरथ घेर अवतर धारण करो ये सर्वत्र व्यापक बढ़ी बात आई कबीर लख्यु बीजे आ तो बदा बोले है आ સગુણ નિર્ગુણ કે કબીર છે એ સગુણ ને માનતા નથી સાકાર સ્વરૂપ માનતા નથી તો કબીર સાહેબ એવું લખ્યું છે નિર્ગુણ હે પિતા હમારો સગુણ હે મહતારી સગુણ સાકાર ભગવાન છે મારી માં છે હવે વિચાર કરો જે આ કબીર સાહેબ લખે નિર્ગુણ ભગવાન મારો બાપ છે નિર્ગુણ હે પિતા હમારો સગુણ હે મહતારી એ મારી માં છે હું કોની નિંદા ટીકા કરું આવી બીજા જે બધા છે સાકાર સ્વરૂપ ની બધી ટીકા કરે છે કબીર એમ કે છે હું કોની ટીકા કરું મારા બે મા બાપ છે ને મૂળ કબીર ની વાણી તમે જુઓ અને એમણે કૃષ્ણ ભજન છે લખ્યા છે કાહેન ગાવે જસોદા મૈયા કાહે ન મંગલ ગાવે કાહે ન મંગલ ગાવે જસોદા મૈયા કાહે ન મંગલ ગાવે આખું ભજન છે લાંબુ થાય પણ કે જુઓ તમે ભક્તિના પદ જુઓ હવે એ કબીર મૂળ છે એટલે તમને થઈ ગયું ને કે મૂળ બીજા કબીર છે એની વાત સાચીને સારી છે એ કબીર સાહેબ આખી જિંદગી કાશી માર્યા આપણે શું કેવું છે ભક્તિ કરી ભગવાનની અનન્ય ભાવે એનો વિશેષ શું તૂટી પડે તો અર્થ શું છે અંતકાળ ઉપરથી જ આખી જિંદગી કાશીમાં રહ્યા ભગવાન રામનું ભજન કર્યું માન્યતા એ છે કાશીનું મરણ કાશીમાં મરે મુક્તિ થઈ જાય એવું જ તમે કાશીમાં જઈને પૂછો બાજુમાં એક મગહર ગામ છે મગહર ત્યાં કોઈ મરે તો એની ભયંકર દુર્ગતિ થાય નરકની પ્રાપ્તિ થાય એવી માન્યતા છે મગર માં મરે એટલે ગયો સમજો કાશીનું મરણ મુક્તિ આપે મુંબઈના એક શેઠિયા હતા ને આખી જિંદગી બધું કાળાધોળા કર્યું ને પછી એને એમ થઈ ગયું કાશીમાં મર્યા તો મુક્તિ થઈ જાય કાશીમાં રહ્યા કેટલા વરસ કબરજ એકવીસ વરસ કાશીમાં રહ્યા ઉમર થઈ ગઈ પંચ્યાસી નેવું આસપાસ એના છોકરા ને છોકરા આવ્યા છોકરા જ્યાં પોચ્યા કે દાદા તમે અહીંયા બેઠા ને અહીંયા છોકરા ને છોકરાને લગ્ન થાય તમે એક દી પ્લેનમાં આવો ને પ્લેનમાં પાછા તમે માંડવામાં આશીર્વાદ આપી નીકળી જાઓ અરે ભાઈ મારે અહીંયા મરણ સુધારવા આવ્યો તમારા છોકરા તમે પણ ના આપણે અમે દાદા મારો દીકરો પણ દીકરાનો દીકરો બોલો મારો દીકરો પણ તમે ન આવો આટલી ઉંમરે તમે વડીલ આશીર્વાદ આપી જાઓ છોકરો તો જોવે કા અમારો દાદા છે પ્લેનમાં આવો આશીર્વાદ આપો પ્લેનમાં તમને મૂકીએ પૈસાનો પાર નથી બહુ રડે પગીને હાથે લાગ્યા અને પેલા બાપાને પરાયને પ્લેનમાં ઘુસાયા લઈને ઉતાર્યા મુંબઈ એરપોર્ટ ગાડીમાં લઈ ગયા છોકરાને માંડવા માં બાપુ હાલ વાગ્યા ઓછરી કબીર સાહેબ કે આ કાશીમાં મરે એની મુક્તિ અને મગર મરે એની દુર્ગતિ આખી જિંદગી કાશીમાં રહ્યા તો મેં રામનું ભજન કર્યું અર્થ શું છે હું કાશીમાં રહું તો જ મરું તો જ મુક્તિ થાય મગરમાં મરું અને દેખાડવું કે મુક્તિ થાય છે કાશી છોડીને મગરમાં છેલ્લે જાણજો સ્થાન વિશેષથી મુક્તિ નથી પણ હરિના ચરણ પકડવામાં વિશેષ મુક્તિ છે ભગવાનના ચરણ પકડી રાખો ગમે ત્યાં મરે પણ જેને ભક્તિ કરી છે એનો ક્યારે દુર્ગતિ થતી નથી ને પછી તમે તો કથા તમે જાણો છો ને પછી એમના શબ્દમાં અગ્નિસંસ્કાર કરો અમુ મુસલમાનો પણ માનતા ને હિન્દુઓ માનતા મુસલમાનો કે અમારા ગુરુ છે તો એને દફન કરવું છે કબર કરવી પડે હિન્દુઓ કે નહીં અમારા ગુરુ છે અમારે એને અગ્નિસકાર કરવો છે એમાં ઝઘડો થયો તો પછી છેલ્લે એને કોઈ ચાદરામૂઠાવી તો બધા ફૂલ થઈ ગયા એટલે આમાં કાંઈ કબીરું શરીર જ ના હાર્યું અડધા તમે લઈ જાઓ અડધા તમે લઈ જાઓ તમારે ફૂલનો કબર દેવું હોય તો કબર દો આ ને કે તમારે ભૂલ નો અગ્નિસંકાર કહો તો અગ્નિસ કરો આજે કબીરે મુક્તિ દેખાડી કે રામ ભજ્યો પ્રભુ ભજ્યો એ ગમે ત્યાં મળે પણ હરીને જ પામે લોયાના ત્રીજામાં પણ કહ્યું આમાં પણ કહ્યું પ્રથમ ના પણ કહ્યું કે પાપી કસાય હોય અને બોલતો ચાલતો દેહ મૂકે મહારાજ કે પ્રથમ ના એટલે શું કલ્યાણ થાય અને ભગવાન ભક્ત છેલ્લે શૂન બન રહીને દેહ મૂકી દે એટલે શું અવળી ગતિ થાય ના થાય પાપી હોય વિમુખ હોય ભગવાનનો ભક્ત નથી જેને સત્સંગ નથી બોલતો ચાલતો ખબરદાર થોડાના ચંદનમાં અગ્નિ સંસ્કાર કરો તોય પાપી ને વિમુખ તો જાય અને ભગવાન ભક્ત ગમે તે રીતે દેહ પડે તો ભગવાન જ પામે હવે એક વેપારી મરવા પીડ્યો એમાં ઠાટલામાં છોકરો આ ડાબે પડ્યા જમણી પડખે બેઠો આ મોટો છોકરો હા હા હા હા બેઠા અહીંયા છો મારો વસ્તેરો છોકરો ક્યાં આ ડાબી બાજુ બેઠો અહીંયા જો બેઠો ના તમારો વસ્તેરો છોકરો નાનો છોકરો ક્યાં આ પગ દબાવે તમારો નાનો છોકરો અરે અરે અરે અરે ત્રણે છો દુકાન ભાઈઓ ગયો દુકાન રેડી કરી હવે આનું કલ્યાણ થાય બોલતો ચાલતો જ ગયો છે બોલતો ચાલતો ખબરદાર થકો ગયો છે લ્યો પણ એનું કલ્યાણ થાય નહીં પણ જેને ભગવાન ભજો છે એ ગમે તે રીતે જાય એનું કલ્યાણ થાય મહારાજ કે જે નક્કી ભક્ત છે એમાં ભગવાનના ભક્તને જ સામર્થ્ય છેલ્લી વાત છે કે શું કે ઈશ્વરના જેવી સામર્થ્ય જણાવીને દેહ મૂકવો એ વિમુખથી ના થાય એ તો ભગવાનના ભક્તથી જ એક વાત એના ઉપર કંઈ પૂરું કરે એ જેતલપુરના આ રાજપુર આપણે કડી પાસે રાજપુર ગામ છે કડી કે રાજપુર ગામ છે ત્યાં જકર્ણભાઈ સારામાં સારા સત્સંગી થોડા હરિભક્તો એને મહારાજ દર્શન આપણને ઓહોહો વધારો વધારો મહારાજ મારાજ કે તને કહેવાય આવ્યો છું અરે બોલો મારા હુકમ તો કે હવે તારું આયુષ્ય બાર મહિનાનું છે જે કરવું એ કરી લઈજે લો જય સ્વામી નારાજ ભાઈ ગયા મારા સારાભાઈ હરિભક્ત એમને વિચાર થયો મારે શું કામ બાકી છે આપણે સૌને વ્યવહારનું વધારે શું પણ એને કાંઈ એમ કહેવાય ન આવતા હોય ને એટલે આ મને જયકર્ણભાઈને થઈ ગયું બાકીમાં તો આપણે હરિભક્તો છે પણ મંદિર ઠાકોરજીનું કર્યું નથી એટલે હરિભક્તોને બધાને તેડાવ્યા જે પાંચ આઠ જણા હતા ભાઈઓ કે આવું થયું છે મહારાજ મને કહી ગયા છે વર્ષનું આયુષ્ય છે વર્ષ પછી મને મહારાજ તેડી જાય આપણે મંદિર આજથી બાંધવાનું શરૂ કરી દઈએ ત્યારે કાચી માટીના જે બધા જે બનાવતા ને પણ એમાં વાર તો લાગી જાય ને માળવું નાનચન મૂર્તિ પધરાવી બધું એ મંદિર તૈયાર થયું આઠ નવ મહિને તૈયાર થઈ ગયું પણ ઓલે હરિભક્તોને કીધું ને કે બાર મહિના પછી હું જવાનો છો તો હરિભક્તો કે નવો નવો સત્સંગ હતી એટલે કે ભગત તમારી વાત સાચી પણ બીજા નહી આવું ન થાય તો બહુ ભગત બધા રાખે આવજો ભાઈ સેવા કરજો આ વયો જવાનો છે બાર મહિના પછી ઓલા કે તમે બોલો માં સેવા કરો મંદિર અમે કરજુ તો સેના ના બોલું હું જવાનો છું ભાઈ પણ હવે ન જવાય તો મારા તો ઓલમસ્ટ જાતિ છે તમને કઈ ગયા મંદિર કરાવવું હોય કઈ ગયા હોય મંદિર પૂરું થઈ જાય પછી તમે બે મહિના બે ત્રણ વાર ટોકરી વગાડો શું કરશો તમે આ સેવા કરો ન્યા આવીને ટોકરી વગાડવી છે આપડે આ બધા વિમુખ હોય એને કેમ સમજાવવું ગામમાં કોઈ સત્સંગી થતો હોય છે નહીં થાય અરે એમ થાય જ નહીં હું જવાનો છું મંદિર માં સેવા કરો છડે ધોડે જવાનો છું આઠ નવ મહિને મંદિર પૂરું થઈ ગયું ફરી મારા જ્યા ભગત મંદિર પૂરું થઈ ગયો જય સ્વામિનારાયણ એક મહિનો છે શું ક્યારેક ક્યારેક તો ભગવાન લાડ કરે છે ભક્તો આગળ લાડ લડાવે છે એક મહિનો છે હોળી પાછા હરિભક્તો કેજો હવે મહિનો રહ્યો મહારાજ આવ્યા પણ તમે કોઈને કયો મા ભલે મહારાજ કે વિશ્વાસ ની વાત છે ને ભાઈ એમાં એક દિવસ આડો આગલો દિવસ એના ઘરના બધા બેઠેલા અને જેકરણ એના બાયરાને કે કાલે જવાનું છે બંદાને બોલ કઈ છે કેવાનું પૂછવાનું છે કોઈ પછી તમે ભિયા જઈશો ભાઈઓ જાય પણ આ બધા એમ કે છે કે આમ નોત એ ભલે ને કે એને શું ખબર પડે હું કાલે ભયો જવાનો છું અરે ભગવાન તમે સેવા કરી સત્સંગની તમે જ માળા કરી તમે જ મંદિર કર્યું તમે જ બધું કર્યું એમ મેં કઈ કર્યું નથી આ બધાને સેવા હું હારે રહીને કરતી હતી તમે ભયા જા હું મારા જ દયાળો છે અરે એમ રોમાં રોમાં તારે જાવું છે હા મારે જવું બેસ ભજન કરવા બેસી જા બે હા બેસી જા તું હમણાં મોકલી દઉં ભગવાને જે વાત કરી છે કે ઈશ્વર જેવું સામર્થ્ય નહી આમ થાય બેસ ભાઈ તો એના ધણી ને ઓળખે તો ખરીને ભેડા રહ્યા નું ધૂળમાં પીડ્યું ને હા ભગત છે ભાઈ એ તો ઓળખતા જ હોય ને આખું ગામ નું ઓળખે એના કરતા બૈરા એને વધારે ઓળખતા હોય હીરાને હા એને બહુ ઓળખતા હોય લગ્ન ના માંડવા જ્યાં આવે ને ઘરમાં પગ મૂકે ને એટલે પેલા બૈરાઓ છે ને એ લાજમાંથી જે જોવે છે ને નિરીક્ષણ કરે છે એટલે લાજ કાઢે છે ઝીણું ઝીણું બધું બધું બહુ નિરીક્ષણ કરે નિરીક્ષણ તો ગજબ ની છે બાળકમાં ને સ્ત્રીમાં બે માં એટલે બેસ પલાટી વાળી આખી કરે મેળા ધૂન કરવા સામનાયન ભાઈ આને તે જ છે આખું કાઢી મહારાજ આવ્યા છે આવ્યા ને જય સામી નારાયણ વૈજા ભાઈ દીધો ગામના બોલા હલો ભાઈ અગ્નિ સંસ્કારમાં એ આગા ગામના સંબંધીઓ બધા અગ્નિ સંસ્કાર કરીને પછી હા જે બધા ભેડા થાય ને મરણ થયું છે બધા બેઠા અને જેકરણ ભાઈ ઉભા થયા સાંભળજો કાલે જવું છે આજ મારા બૈરાને મોકલ્યા કાલે મારે જવું છે કોઈને કંઈ પૂછવું જ પૂછી લેજો પૂછો રોકડો જવાબ દઈશ એ બી પુરુષોત્તમ ની વાતો કરી સંશય કાપી નાખી એવા મારે કાલ જવું છે પછી કોઈ કેતાની અમારે પૂછવું તો રહી ગયું જેને જે પૂછ્યું બધાને ધડાધડી ઉતર દીધા ગામના વિમુખ બધા જોઈ રહ્યા આ તે અંતર પરમેશ્વર કે શું કાળ ભૂતકાળ વર્તમાન કાળ ત્રણ ત્રણ કાળની વાતો કરે કોઈને કે મારા છોકરો નથી તારે આપે છોકરો નથી થતો ક્યાંથી થાય કોઈ કે મારે આમ છે તારે એમ થાય ને તારું આમ છે કોઈ તો પૂછવાનું જ બંધ કર્યું કાળ ધોડું બધું ક્યાં કારણ કે એને અત્યારે પ્રવેશ છે સહેજાનંદ સાહેબે એવો ભગત બધું કહી દે હોય એમ કે જોઈ રહ્યા ખરેખર અંતરિયામ ભગવાન બોલે તો એ મારો સહજાનંદ બોલે છે પરાત પર પુરુષોત્તમ નારાયણ છે થઈ થવાની કહી દો જે કઈ પૂછવું પૂછો આખા ગામ સજ્જડ કરી દીધા આ વાત થઈ એનો છોકરો એકનો એક હતો નહીં એને આંખમાં પાણી આવી ગયા છોકરાને સામોજો ને કે કેમ રોવા માંડ્યો બાબા બા ગઈ કાલ તમે જાઓ હું એકલો અહીંયા મારે અહીંયા ક્યાં સુખે રહેવાનું આવો તમે સહજાનંદ સ્વામીનો મહિમા કીધો તો એ સુખને હું ક્યારે પામીશ ક્યારે ઠેબા ખાય ને ક્યારે પછી ત્યાં ભેળો થાયશ મારા બાપ મને હું કમ છેટવું પાડો છો તારે આવું છે હા મારે આવવું છે કાલે તને મારી હારે લેતો જાય હવે આખું ગામ સાંભળે વિચાર કરો આ તે હું કઈ ગામત્રે જવું છું મામાન ત્યાં જવું છું ફરવા કે હું તને કાલે બસ લેતો જાય ટેક્સી લેતો જાય તને રિક્ષા નાખતો જાય ડ્રાઈવર પાસે બિહાડી દઈશ આવી કઈ વાતો છે ભાઈ આ લેતો જાય એવી છે આ કઈ વાતો કઈ હ બટેટા સુખી ભાજી લાવી ત્રીજો કેવું સુખડી બનાવી લાવી ચોથો કેવું છાસ ને અથાણું લાવી પાંચમો અમદાવાદ કે હું મારા ભાઈ લાવીશ હા હારું કઈ લાવવું નહીં ભાઈ ને લાવીશ એટલે ગામ જોઈ રહ્યું કે તમે આ કાલે હું એને તમારે કોઈ ને આવવું હોય સુખિયા થવું હોય અરે રામ ઉપસી ને સાંભળજો રામ ઉપાસી હોય કૃષ્ણ ઉપાસી હોય શિવ ઉપાસી હોય ગણેશ ઉપાસી હોય જે ઉપાસી બોલજો જેને જ્યાં જવું હોય એને ત્યાં રસ્તા મુકતો જઈશ તમે વિચાર કરો જેને જ્યાં ધામમાં જવું હોય એને હું ત્યાં મુકતો જઈશ અને પછી જાયશ છે કોઈ તૈયાર આખા ધામ માંથી કોઈ થયું નહીં એક એનો છોકરો થયો એનું ખૂન હતું ને એમાં છોકરા ના લગન લખ્યા છે માંડ માંડ બત્રી વર મેળ પીડ્યો છે આખી સોસાયટી હાકર વેચી હગાઈ થઈ તમે આ ક્યાં વધવા છોકરા એક જ તૈયાર થયો બીજો દિવસ થયો આખા ગામ ને પાછું કર્યું બધા કેમ થાય છે ગૌ છીઠા ધૂન બરાબર ની અને તાળી પાડી રોલો જોરથી સહદાનંદ સ્વામી મહારાજ ની મારો પ્રભુ આવ્યા છે સંતો આવ્યા છે લાવ જય સ્વામી નારાયણ એક બાપ દીકરાએ દેહ મૂકી દીધો વારે વારે આવી ઐશ્વર્ય ની વાતો વિમુખ થી ભગવાન ના ભક્ત થી થાય પ્રશ્નોમાં નિશ્ચય મહિમા જાણવાની કોશિશ કરીને એ પ્રમાણે રહેવું અને એક મુદ્દો જે બાકી રાખ્યો છે એ એ છે કે જ્યારે ભગવાન આવે ત્યારે તૈયાર રહેવું હવે મારે એટલું કામ છે મારી મન થઈ છે હે એ ઓલા ભગત એ હોય એવા એ કઈ ગયા કે મારે મોસમ છે તમે પંદર દિન પછી આવી બાકી એમ ઘણા કીધું છે ને તો પછી બ વર્ષ સુધી નથી આવ્યા ઠેબા ખાઈ ખાઈ મરી ગયા લાકડીઓના ઠેબા ખાઈ છોકરા હેરાન થઈ ગયા બાપા જાય તો હારું માનતા માની તોય ન ગયા આપે એમ છે જે એ ઘરિભગત હતા એને મારા જ ગયા હતા બોલો એ નામ થામ દઉં કે દુઃખ લાગે એને કઈ ગયા મારાજ કે હું તને ચાર દિવસ ચેડવા આવું છું આમને બધા બોલાવ્યા મારો પ્રભુ આવે છે આવી જાઓ બધા આવ બધા બેઠા સમય આપ્યો હતો અને બધા ગામના કુટુંબી બધા ધૂન ધૂન થાય આ ને અજવાળું થયું બોલે એટલે આવે જ ને આવ્યા એ જ વખતે આ બાપાને શું વિચારો એને એક મોટા છોકરા થોડો અન બનાવો ત્રણેય છોકરા આવી ગયેલા બાપાપા પણ મોટો ન આવ્યો એટલે ખાલી આમ નજર કરીને કે ડાયો ન આવ્યો મારા મૂકીને ભીઆઈ ગયા બે ત્રણ વર્ષ પછી આવ્યા હેરાન હેરાન થઈ ગયા બાબા પથારીએ એટલે આ आल्लो मुद्दों से सारी रीते रहूँ भगवान साचा निश्चय बल राखूँ य निश्चय ने ज्ञान ने भक्ति ने महिमा ने सह कोई ओथे पाप दुराचार कूकर में न करने तैयार रहू जये तरह हालो હવે મારે ક્યાં એ વૃત્તિ હંકેલી કઠણ છો બહુ તો મારા જ કે કાશી ઉધી હોય ને ત્યાંથી લાંબી ગય ટૂંકી કરતાં કરતાં પછી છે અંતરમાં લાવી એવા તૈયાર થઈને બે સુદ જ્યારે આવે ત્યારે ખલેચો તૈયાર હોય એવું શ્રીહરી આપણને સૂઝ આપે બળ આપે અને ભગવાન આપણો અંતકાળે વહેલા વહેલા શુદ્ધ લઈ અને આપણને તેડી જાય અને પોતાના સુખે સુખિયા કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામીમાં